સજાનંદ સ્વામી મહારાજ આજે તારીખ ચાર બે હજાર છવ્વીસ આગલા પ્રવચનમાં આપણે સંપ્રદાયના એટલે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના છ અંગ વિશે આપણે સાંભળ્યું છ અંગમાં મંદિર આચાર્ય સાધુ હરિભક્ત અને પાંચમું અંગ એ દેવ એટલે કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમની ઉપાસના વિશે આપણે ઘણું બધું વિસ્તારથી સાંભળ્યું અને એમાં જે કંઈ ભેળસેળ થઈને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન થયું એ વિશે આપણે ઘણું જોયું એમાં એક વાત મારે એ હજી કહેવાની છે કે આ સુણો અક્ષરની મોટાઈ રે એમાં હરિલીલા કલ્પતરું જે અચિંત્યાનંદ બ્રહ્મચાર્ય લખ્યો રઘુવીરજી મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી પ્રસન્નતાથી બંનેની એમાં ડભાણ યજ્ઞમાં ભાદરાના મૂળજી શર્મા એટલે દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું ત્યારે હરિલીલા કલ્પતરૂમાં એમ લખ્યું છે કે હું આજે મારું ધામ રૂપ અક્ષર અક્ષર જે ધામ એ મૂળજી શર્મા એમને હું દીક્ષા આપતા આનંદ અનુભવું છું વગેરે વગેરે શ્લોકો છે હવે એમાં શું અક્ષરની મોટા એમાં જે લખે છે બી એપીએસ વાળા અક્ષર પુરુષોત્તમવાળા કે આ જે ગ્રંથ છે એનું ભાષાંતર વડતાલના વિદ્વાન શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસજીએ કર્યું છે ગુજરાતીમાં ભાષાંતર પહેલું તો સંસ્કૃતમાં શ્લોકબદ્ધ છે તો એ એવું લખે છે કે આ શાસ્ત્રી એવું લખ્યું છે ભૂમિકામાં ભાષાંતર કર્યું હોય ત્યારે ભૂમિકા લખી હોય એમાં લખ્યું છે કે આ ગ્રંથ એ પ્રમાણભૂત છે એટલે એમનો ઇશારો કહેવાનો શું કે જે દીક્ષા વખતે આ મહારાજ બોલ્યા કે હું મારું ધામરૂપ મુળેશ્વરમાંને દીક્ષા આપતા આનંદ અનુભવું છું એ તરપ કરે છે કે આ પ્રમાણભૂત છે કારણ કે શાસ્ત્રીજી પોતે ભૂમિકામાં લખ્યું છે અને હા લખ્યું પણ છે કે આ ગ્રંથ પ્રમાણભૂત છે પણ યે પ્રમાણ પ્રમાણભૂત કઈ બાબત માટે છે એ નથી કહેતા શ્વેત વૈકુંઠ શાસ્ત્રીજી ખાસ લખે છે કે રઘુવીરજી મહારાજની આજ્ઞા થઈ એમની ઈચ્છા હતી શ્રીજી મહારાજની આજ્ઞા થઈ શ્રીજી મહારાજે કહ્યું તમે ગ્રંથ લખો એટલે રઘુવીરજી મહારાજની ઈચ્છા તો હતી જ એટલે આ ગ્રંથ શ્રીજી મહારાજની આજ્ઞાથી લખાયો હોય અને એમાં નંદસંતોના જે કાંઈ ખરડાઓ લખેલા હતા એ પણ આધાર તરીકે લીધા છે એટલે આ ગ્રંથ અતિશય પ્રમાણભૂત છે પણ કઈ બાબતમાં કે ભગવાન સ્વામી એ સર્વોપરી ભગવાન છે એ બાબત માટે આ ગ્રંથ પ્રમાણભૂત છે કારણ કે સત્સંગી જીવન બીજા ગ્રંથો ભક્તચિંતામણી જે વગેરે ગ્રંથો છે તેમાં જ આનંદ સંતોના ખરડા એનો આધાર લઈને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રમાણભૂત છે પણ આ લોકો ખેચીને ત્યાં લઈ જાય છે અને પછી એમણે બહુ વિસ્તારથી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ વિશેનું એમણે વિવરણ કર્યું છે અને ખાસ ભૂમિકા પૂરી કરતા પણ ફરીથી લખ્યું કે આ ભૂમિકા શ્વેત વૈકુંઠ શાસ્ત્રીજી લખે છે કે આ ભૂમિકા મે લખી છે એટલા જ માટે એનો હેતુ એ જ છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ બાબતને પુષ્ટ કરવા માટે જ મેં આ ભૂમિકા લખી છે બાકી એમનો કેવાનો આશય એ જ હતો પણ આ પ્રસંગ દીક્ષાવ છે એ પ્રમાણભૂત છે એવું કહેવા માંગતા નથી એવું લખ્યું પણ નથી અને બીજી વાત સ્પષ્ટતા માટે એ પણ કરી દઉં કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીજીને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એના જીવમાં હતું એટલે એમને એ ભાષાંતર હરીલા કલ્પતરુનું કરવું હતું અમારે ન કહેવું હોય પણ કહેવું પડે છે એટલે કોઈને કાંઈ ખોટું લાગે તો રાજી રહેવું એમણે વડતાલની લાઇબ્રેરી છે હરિજીવનદાસ શાસ્ત્રીજી એમના હાથમાં હતી એટલે પ્રત તો એમની પાસે હોય હરી લેલા કલ્પતરોની હરિજીવન શાસ્ત્રીજીને વાત કરી પણ એ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીના વિરોધમાં હતા એટલે એમણે એ પ્રત આપી નહીં એમની એમાં રૂચિ નહોતી અને આમને અતિશય હતું કે આ સર્વોપરીપણું આમાં વિશેષપણે સમજાય રીતે લખ્યું છે તો આ શા માટે ભાષાંતર હું જીવતા જીવ કરું એટલે એમણે પછી જૂનાગઢથી પ્રત લીધી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાંથી પ્રત અને એનું ભાષાંતર કર્યું એમાં આ શ્લોકો છે પરંતુ વરતાલમાં જે પ્રત એમાં આ દીક્ષાના પ્રસંગોના શ્લોકો નથી આ મારે ન કહેવું પડે પણ આ થયું એટલે મારે કહેવું પડ્યું એ પ્રતિમા નથી જૂનાગઢની જ પ્રતિમા છે વડતાલ લાયબ્રેરીમાં પ્ર નંબરની જે પ્રેગ નંબર લખાયેલો છે ટેગ નંબર અગિયાર નંબરની પ્રથ એમાં આ શ્લોકો નથી કે હું કુણાત્તાન સ્વામી આ દીક્ષા આપતા આનંદ અનુભવું છું એ શ્લોકો જ નથી અને સરદારથી નિત્ય સ્વરૂપ સ્વામીએ એ વડતાલની પ્રત ઉપરથી ભાષાંતર કરીને પુસ્તક રૂપે પ્રકાશિત કર્યું છે બે ઈસવીસન બે હજાર આ એક વાત તમને જાણવા માટે કહી દઉં જ્યાં ઈસવીસન આવે એમાંથી તમે છપ્પન ફિફ્ટી વર્ષ બાદ કરો એમાં ઉમેરો એટલે સંવત આવી જાય કારણ કે સંવત છપ્પન વર્ષ આગળ છે અને સંવતમાંથી છપ્પન વર્ષ બાદ કરો એટલે ઈસવીસન આવી જાય આ દરેક પ્રસંગોમાં યાદ રાખવા તો આ 2021 હજાર એકવીસ ઈસવસનમાં જ ઈસવીસન બે હાજર એકવીસમાં સરદારથી નિત્ય સ્વરૂપ સ્વામીએ વરતાલની અગિયાર નંબરની જે પ્રત છે એનું પ્રકાશન પુસ્તક રૂપે કર્યું ભાષાંતર કરીને એમાં મૂળ પ્રતનો ઓરિજિનલ ફોટો પણ મૂક્યો છે ક્યાંમાં શ્લોક નથી ફરીથી કહું હું કંઈક ગુણાતીતાના સ્વામીના અક્ષર બ્રહ્મ તરીકે તમે કહો એમાં હું વિરોધમાં નથી વિરોધમાં મારી એક જ વાત છે વારંવારની કે તમે શ્રીજી મહારાજ સાથે નંદ સંતોષ સાથે ન જોડો તમે તમારી રીતે પ્રવર્તા છે એ તમે કરો એટલે આ પણ એક ધ્યાનમાં રાખવું જોઈએ બીજી વાત મારે એ સ્પષ્ટ કરવી છે કે બાલમુકુદાસ સ્વામીની જે વાતો છે એમના છૂણો અક્ષરની મોટાઇમાં ઘણું લીધું પણ એમાં અમુક પ્રસંગો છે જ શિરજી મહારાજ આમ બોલ્યા આમ બોલ્યા વગેરે પણ મેં ત્યારે સ્પષ્ટતા આગલા પ્રવચનમાં કરી છે કે એ એક હરિભક્તએ સંવ બે હજાર અઢારમાં એ પ્રત પહેલી વહેલી બહાર પાડી પ્રકાશિત કરી અને હરિભક્તો તો ઘણી જાતનું ઘણું ભેળસેળ કરતા અને ગો વાહ સ્વામી સ્વર્ધા પધારી ગયા એ પછી પિસ્તાલીસ છેતાલીસ વર્ષે બહાર પાડી છે અને કોઈ આપણી જૂનાગઢની કોઈ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની સંસ્થાઓ કોઈ બહાર પાડેલી નથી એ વાતો હા એટલે સ્પષ્ટતા મારે આજે કરવી છે કે બધાને બધી ખબર ન હોય એટલે બાલમુકુંદાસ સ્વામીની મહિમાની વાતો છે તો પછી કોઈ બાલમુકુદાસ સ્વામીનું મૂળ સંપ્રદાયમાં કોઈ મંદિર કે સંસ્થા પ્રકાશન કરતું હોય તો એ પ્રકરણ પણ આમાં સંમિલિત કરી દીધું હોય જે પહેલાં હરિભક્તએ બહાર પાડ્યું એ સંમિલિત કરી દીધું હોય એમણે તો મહિમાથી જ લીધું છે બધાને બધી ખબર ન હોય એટલે કોઈ મૂળ સ્વામિનારાયણ મંદિર મૂળ સંપ્રદાયના મંદિરથી કે સ્થાનથી કે સંસ્થાથી એ બાળ મુકુંદાસ આ ચેપ્ટર જે હરિભક્ત બહાર પાડ્યું હતું એ અંદર હોય એટલે એ પ્રમાણભૂત થઈ જતું નથી એ તો કોઈ પણ બાળબુદ્ધિ હોય તો સમજી શકે છે કે આ પ્રમાણભૂત ન થઈ જાય મહિમાંથી થાય જેમ કે આ ચાલો સંતોષ આગળ જૂને રે પરંપરાથી સંતોષ જાણતા હતા કે કરશનજી અદાએ લખ્યું છે જયરામના નામે તો એ રાજકોટ ગુરુકુળને કીર્તનાબદન એમ પાથલે પાને હતું કારણ કે પરંપરાથી જાણતા હતા કે આ કરશનજી અદાએ લખેલું છે પણ ગુણા તીતાના સ્વામીના છે તો છાપતા હતા મહિમા બુદ્ધિથી હા એ વખતે ખબર ન હોય કે આનું શું અર્થ હશે આગળ જતા અને એવો કેવો વિરોધ થશે એટલે હું ઘણી કહું છું કે સાહિત્ય પ્રકાશન કરવામાં મૂળ સંસ્થાએ બહુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે પછી એ જ લોકો વિરોધમાં જે પીડ્યા હોય ને એ લોકો આપણા જ માથા ઉપર ઠોકે એટલે આજે ફરીથી કહી દઉં કે જે જે જે આ બધું સાહિત્ય પ્રકાશન થતું એમાં બહુ ધ્યાન રાખવું જોઈએ તો એવી રીતે મહિમાથી છપાયું હોય એટલે પણ કંઈ ઓથેન્ટિક થઈ જાય છે એવું બાલમુકુંદાસ સ્વામીની વાતોનું ના જાણવું અને બાલમુકુંદાસજી સ્વામી એવું ના કહે એવું મારું માનવું છે હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે છ અંગમાંથી પાંચ અંગની તો આપણે વાતો થઈ હવે છઠ્ઠું અંગ છે એ મહત્ત્વનું અંગ છે અને એ છે શાસ્ત્રો મૂળ સંપ્રદાયના કોઈ પણ સંપ્રદાયના પોતાના શાસ્ત્રો હોય છે અને એ શાસ્ત્રો જ એ માટે મહત્વનો અંગ હોય છે કારણ કે એ શાસ્ત્રોમાં જ પોતાના ઈષ્ટદેવના જીવનચરિત્રના પ્રસંગો હોય છે મહિમાના પ્રસંગો હોય છે એનું તાત્વિક વર્ણન પણ હોય છે એની ઉપાસના વિષયની સ્પષ્ટતા હોય છે સંપ્રદાયના સિદ્ધાંતો એની અંદર નિરૂપિત થયા હોય છે દીક્ષા વિધિ પોતા પણ નિરૂપિત હોય છે સાધુઓ ગ્રહસ્થોના ધર્મોનું પણ એમાં નિરૂપણ હોય છે પૂર સંપૂર્ણપણે તત્વજ્ઞાન પણ એની અંદર નિરૂપણ હોય છે મુક્તિની વ્યવસ્થાનું પણ નિરૂપણ હોય છે પોતાના ઇષ્ટદેહના મંત્ર જપ એનો મહિમા એનું સ્વરૂપ એનો અર્થ એનું પણ એમાં નિરૂપણ હોય છે શાસ્ત્રોમાં હોય છે સંપ્રદાયના એટલે મૂળ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે એમના જે શાસ્ત્રો છે શિક્ષાપત્ર છે વચનાવ્રત છે અને વચનામ્રતનું સતાનંદ સ્વામીએ સૌ પ્રથમ જે ગુજરાતીમાં વચનામ્રત છે એનું જે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ રીતે એમણે લખ્યું શતાનંદ સ્વામી એ ખાસ સાચવવું જોઈએ કારણ કે ગમે ત્યારે આ શાસ્ત્રો જ કામ આવવાના છે જ્યારે સંપ્રદાયના સિદ્ધાંતો ઉપર જ્યારે ઘા થશે ત્યારે આ શાસ્ત્રો કામ આવશે માટે જે આપણા સત્સંગી જીવન છે સત્સંગી ભૂષણ છે હરિચરિત્રામૃત સાગર છે હરી લીલામૃત છે અરે ગોપાળાનંદ સાંઈની ગુણાતિતતાન સાંઈની વાતો છે એવન નંદ જે કાંઈ લખાયેલા પુસ્તકો છે બધું આપણું સાહિત્ય ખજાનો છે એ આપણા મૂળ સંપ્રદાયના શ્રીજી મહારાજના સિદ્ધાંતોને સાચવનારું મોટું પરિબળ છે આમાં થાય છે શું કે એ જે મૂળ ગ્રંથો છે સંપ્રદાયના એના અર્થ કોઈ સેજ ફેરવે અને સે જ ગાલમેલ કરે ભેળસેળ કરે એટલે નવો પંથ ઉભો થઈ જાય એ નવો પંથ ઉભો થાય ત્યારે આપણા શાસ્ત્રો આપણના માટે મૂળ સંપ્રદાયના શ્રીજી મહારાજના સિદ્ધાંતોને બચાવવા માટે જરૂરી પડે છે બહુ ખાસ ધ્યાન સંપ્રદાયમાં જે છે એમણે રાખવું રહ્યું હવે જ્યારે મૂળ સંપ્રદાય છે એના ગ્રંથોશાસ્ત્રો છે એમાં ફેરફાર કરે અર્થોમાં અને કાંઈક પ્રસંગોની ભેળસેળ કરે તો અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું પ્રવર્તન થયું ઉપાસનાનું એમણે શું કર્યું રચનામૃતના અર્થો અક્ષર તરીકેના જે હતા એને ટ્વિસ્ટ કર્યા ફેરવા અને જે જીવનચરિત્રના પ્રસંગો શ્રીજી મહારાજના અને મોટાના સંતોના હતા એમાં ગાલમેલ કરી એ આપણે આગળ ઘણું જોયું એમ કરીને એમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર સજાનંદ સ્વામી પુરુષોત્તમ એટલે અક્ષર પુરુષોત્તમ અને સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી સજાનંદ સ્વામી નારાયણ એટલે સ્વામીનારાયણ સ્વામીને નારાયણ સ્વામીને નારાયણ રાધાને કૃષ્ણ લક્ષ્મીને નારાયણ લક્ષ્મી નારાયણ રાધાકૃષ્ણ એમ જુગલ ઉપાસના એમણે શરૂ કરી અને એમણે મંદિરો કર્યા એમનું પ્રવર્તન ખૂબ જોરશોરથી શરૂ કરી દીધું હવે આ યજ્ઞ પુરુષદાસજી શાસ્ત્રીજી સ્વામી એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તક કહેવાય સ્થાપક પણ કહેવાય સંસ્થાના સંપ્રદાયના એમના ગ્રંથોમાં છે એ આપણે આગળ કહેવાય ગયું છે કે એ સ્થાપક છે એ જ પ્રવર્તક છે એ જ્યારે આ પ્રવર્તન કરતા હતા એક એક શબ્દને ધ્યાન રાખજો અને હું ખાસ વચ્ચે તમને નમ્ર વિનંતી કરીને કહું છું કે હવે જે હું આ કહી રહ્યો છું એ મૂળ સંપ્રદાયના જે કોઈ આશ્રિતો છે ગ્રસ્તો છે સાધુઓ છે એમણે એકાગ્ર ચિત્તે આ વસ્તુ તો છેક સુધી હવે નિરૂપિત થાય એ બધી સાંભળવી રહી એટલા માટે સાંભળજો ભાઈ કે મૂળ સંપ્રદાયમાં પણ ભેળસેળ થઈ છે કઈ બાબતની એ હું કહું છું એટલે હવે જે કાંઈ જે કાંઈ વિવરણ થાય એ મૂળ સંપ્રદાયના આશ્રિતો એ ખાસ સાંભળવાની મન દઈને ધારવાની વાત છે તમને એમ ન થવું જોઈએ કે આપણે કંઈ કામનું નથી આપણા મૂળ સંપ્રદાયને જ કામનો છે એટલે હું કહી રહ્યો છું કે જ્યાજ્ઞ યજ્ઞ પુરુષદાજી સ્વામી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરતા હતા એ જ વખતે કચ્છ ભુજમાં અબજી બાપાશ્રી હયાત હતા અને એમની સાથે ઈશ્વરચરણદાજી સ્વામી હતા એ અમદાવાદના નિર્ગુણદાસ સ્વામી જે ગોપાલનંદ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય હતા એ નિર્ગુણદાસ સ્વામીના એ શિષ્ય ઈશ્વરચરણદાસજી સ્વામી એ બાપા શ્રી અબજી બાપાની સાથે જ રહેતા વિચરણ કરતા અમદાવાદ પણ પણ વિચરણમાં ઘણા મોટે ભાગે હતા આવન જાવન એમનો સ્વચ્છ આ બધું એમની સાથે સંપૂર્ણપણે જોડાયેલા હતા એ ખાર ગયા કારણ કે આ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર ઠેરાવી આગળ કરી અને એમણે જે આ ઉપાસનાનું પ્રવર્તન કર્યું એટલે એમને થયું કે આ ગમે તે રીતે રોકવું જોઈએ તોડવું જોઈએ આ સાચું નથી થઈ રહ્યું એ તો સ્વાભાવિક થાય ને એટલે એમણે એક એની સામે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતને તોડતો એક નવો સિદ્ધાંત ઘડી કાઢ્યો અને એ અબજી બાપાશ્રીને નામે વચનામર્ત રહસ્યાથી પ્રદીપિકામાં થાય અને એનું પ્રવર્તન કર્યું એ આ સિદ્ધાંત છે એ વચના માટે રહસ્યમાં બાપાશ્રીને નામે પ્લીઝ બાપાશ્રીને માનનારા કોઈ તરત મારા ઉપર ખીજાઈ જતા નહીં પણ તમે શાંત ચિત્તે સાંભળજો તમને તરત ખ્યાલ આવશે કે અક્ષર પુરુષોત્તમ જે ઉપાસનાનું પ્રવર્તન છે એના વિરોધમાં જ આ કાંકરી મારી છે અને આ નવો સિદ્ધાંત ઊભો થયો છે એને શાંતિથી બાપાશ્રીને માનનારા એ સૌ શાંત ચિત્તે જરા સમજવા સાંભળવા તૈયાર રહેવું એટલે એના વિરોધમાં એક સિદ્ધાંત ઊભો થયો છે એ સ્પષ્ટપણે તમને સમજાઈ જશે અને સમજી લેવું જોઈએ હવે એક વાત વચ્ચે હું પણ એ કહી દઉં કે યજ્ઞપુરુષદાસજી સ્વામી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન તો કરતા જ હતા પણ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનું જોરદાર સર્વોપરીપણું પ્રવર્તન કરતા હતા જોરદાર શબ્દમાં સમજી એવી જ રીતે ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રીને આગળ કરીને કટ્ટરપણે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું પ્રતિપાદન કરતા હતા પ્રવર્તન કરતા હતા વચતના રહસ્ય સમાર્થમાં પણ છે એ કટ્ટરપણે એમાં સમજી જવું જોઈએ આ રીતે સર્વોપરી પણ હું જ્યારે પ્રવર્તન ભગવાન સ્વામિનારાયણનું કટ્ટરપણે જોરદાર રીતે થતું એ ન રૂચે આટલું બધું ઠીક નથી થતું એટલે વડતાલમાં આ દાદુ તમે સાંભળી રાખજો કોઈને ખબર નથી વડતાલના હરિજીવનદાસ શાસ્ત્રીજીએ આ બંનેના વિરોધમાં શ્રી કૃષ્ણ ભગવાનને આગળ કરીને વચરામર્ત બધા સાહિત્યમાંથી સંપ્રદાયના એણે ભગવાન સ્વામી નારાયણનું સર્વોપરીપણું ખંડન કર્યું અને એ જે લખ્યું લેખો લખ્યા જે કઈ લખાણો લખ્યા એને સંગ્રહિત કર્યા એ વચરામર્ત ભૂમિકા નામે ગ્રંથ તૈયાર થયો છે આ કોઈને મતલબ ખબર નથી એટલે એમ માને છે કે આ ઓથેન્ટિક છે પણ આ હરિજીવનદાસજી શાસ્ત્રી સ્વામીજી આ બંનેના વિરોધમાં આ એમણે કર્યું છે કામ એટલે કહેવાનું કે આ ત્રણેય મત મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ છે હવે તમને એ પણ કહું કે તમને એમ થાય કે આ તમે ફેંકવું બાજુ ઈચ્છો જ ને હરિજીવનદાસ શાસ્ત્રીજી સ્વતંત્રપણે લખ્યું છે તમે એમ કેમ કહી શકો કે આ સર્વ પરિપર્ણાના વિરોધમાં આ બધું લખ્યું છે હા દાદુ તો થોડો ખર્ચ કરજો હું કઉ એનો મણિનગર સંસ્થા તરફથી ઈશ્વર સ્વામીનું જીવન પુસ્તક પ્રગટ થયું છે એના ચારસો પેજ ઉપર સંકલ્પે કરીને દર્શન એ ચેપ્ટર વાંચી લેજો એમાં હરિજીવનદાસ શાસ્ત્રી વડતાલના અને અમદાવાદ કાળુપુરના નંદકિશોરદાસજી સ્વામીએ સોમવત ઓગણીસો માં આ પ્રદીપિકા વચના પ્રત છે એ અપ્રમાણિત છે યોગ્ય નથી આ પ્રત બરાબર નથી એમાં લખાયેલું બરાબર નથી સંપ્રદાયના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે એવી એમણે પત્રિકા બહાર પાડી અને ઝુંબેશ ચલાવેલી છે ત્યાં લખેલું છે એમાં રાઈટ ઓર નોટ એમાં લખ્યું છે હવે તો પ્રમાણ મળ્યું વિરોધમાં કામ કર્યું છે અને ઝુંબેશ ચલાવી છે અને તમને ત્યાં વિસ્તારથી પ્રસંગ મળશે એટલે મારું કહેવાનું છે કે આ ત્રણેય મત મૂળ સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને રહેશે પણ સર્વ અવતારો સર્વપંચ દેવો બીજા દેવી દેવતાઓ જે છે તે એ બધા સ્વીકાર કરીને અર્ચન પૂજન અને માન્યતા સાથે એમણે સર્વોપરીપર્ણાનું સિદ્ધાંત મૂળ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે પણ કહ્યું છે ને નંદ સંતો ગોપાળાન સાંઈક ગુણાતીતાન સાંજ વગેરે બધા સંતો એ જ માર્ગે ચાલ્યા છે એટલે થઈ શકે એમ જ છે સર્વોપરિપર્ણાનું પ્રતિપાદન બધાને સાથે લઈને અને આજે પણ ઘણા માને છે છતાંય બધું સાથે ચલાવે જ છે એ રીતે રહેવાથી અને એ રીતે માનવાથી આચરવાથી સર્વોપરીપણું બહુ સરસ રીતે પ્રતિપાદિત થાય છે એ શ્રીજી મહારાજની રૂચિમાં એના સિદ્ધાંતમાં નંદ સંતોની રૂચિમાં સિદ્ધાંતમાં છે આ એક વાતની સ્પષ્ટતા જરૂરી હતી એટલે મેં કરી છતાંયે હજી કોઈને શંકાર્ય હોય તો જે એવું હોય હરિજવંત શાસ્ત્રીજી નો બહુ પક્ષ હોય તો એમણે શ્વેત વેકું કલ્પતર પ્રકાશિત થયું છે હરી લીલા કલ્પતરું એમાં એ જ એ ભૂમિકા મૂકી છે શ્વેત વેકું શાસ્ત્રીજી લખેલી એ જ મૂકેલી છે એ એક આ હરિજીવન શાસ્ત્રીજીના પક્ષમાં એમણે વાંચી લેવી જોઈએ શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસજી સ્વામીએ ખાસ હરિજીવન શાસ્ત્રીજી તરફ ઇશારો કર્યો છે કે અમુક વિદ્વાનો આ સર્વોપરી પણ માનતા નથી એમણે એનો આગ્રહ છોડી દેવો જોઈએ અને શ્રીજી મહારાજના જે મૂળ સંપ્રદાયના જે શાસ્ત્રો છે અને આપણા જે આગળ નંદ સંતો થઈ ગયા છે એમની વાતનો સ્વીકાર કરવો જોઈએ હવે કઈ બાકી છે હું નથી કેતો શ્વેત વૈકુંઠ શાસ્ત્રીજી કે છે તો હવે આ એક વાતની સંપ્રદાયના હિતમાં સ્પષ્ટતા જરૂરી હતી એટલે મેં કરી હવે મૂળ વાત ઉપર આવીએ કે આપણા મૂળ સંપ્રદાયમાં પ્રથમના સાતમા વચરામૃતમાં ઓલ ઓવર વચરામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ ભેદ અનાદિ છે બરાબર એમાં જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એ જે બ્રહ્મ કહેવાય એને અક્ષર બ્રહ્મ કહેવાય એને અક્ષરધામ કહેવાય એને અક્ષર કહેવાય એને મૂળ અક્ષર કહેવાય એ અક્ષર બ્રહ્મ એ શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે આ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત છે એ વચનામૃતમાં છે સંપ્રદાયના બધા જ ગ્રંથોમાં છે આ ભક્ત લખેલું છે સ્પષ્ટ વરણી નીલકંઠવરણી લોજ આવ્યા ત્યારે મુક્તાનંદ સાંઈને પાંચ પ્રશ્નો પૂછ્યા કે મેં આજીવ ઈશ્વરમાં એ બ્રહ્મ પરબ્રહ્મના રૂપ કહો એમાં નિષ્કુળાનંદ સાંઈ ભક્ત ચિંતામણીમાં લખે છે ચોથો ભેદ છે બ્રહ્મનો જેને અક્ષર બ્રહ્મ કહે છે અક્ષર કહે છે અક્ષરધામ કહે છે એમાં નિષ્ફળ સામે સ્કૂલ લખે છે હવે સુણો બ્રહ્મા નિરૂપણ સત્ય જ્ઞાન અનંત પુરણ અખંડ ને નામ પુરુષોત્તમ ને રહેવાનું ધામ મૂર્તિમાન અમૂર્ત કહેવાય શુદ્ધ નિત્ય વિકાર વિનાય માયા ઈશ્વર જીવ તત્વ જેહ તેનું પ્રકાશક જાણો તેહ વળી સર્વધાર બ્રહ્મ જાણો વરની રાત મર્મ કશું બાકી રાખી છે મારું નથી લાવતો મૂળ ગ્રંથોમાં જ છે પ્રભુજી બધા ગ્રંથોમાં જોઈ લેવાનું એ જે ચોથો ભેદ છે એ જ બ્રહ્મ એ જ અક્ષર બ્રહ્મ એ જ અક્ષરધામ શ્રીજી મહારાજને રહેવાનું અનંત કોટિમુક્તો સાથેનું એ આપણો મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત છે હવે અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ એ અક્ષરબ્રમ ચોથો ભેદ એને ગુણાપીતાનાદ સ્વામી તરીકે આગળ કરી મેં આ કર્યું ચોથો ભેદ આજ છે એટલે આમણે હવે વિરોધ તોડવો જ છે એમને તોડવો જ છે તો કરવાનું શું એ અક્ષરબ્રમ નું અક્ષરધામ તરીકે જે નિરૂપણ કર્યું છે એનો જ કાંકરો કાઢી નાખો એના વિરોધમાં છે એનું તમને પાછું સ્પષ્ટ પ્રમાણ આપવું આ ઈશ્વરચરણદાસ દિવસે તમે પ્રથમનું બારમું વચનામત ઉઠાવો તો એમાં છેલ્લે એક પ્રશ્ન છે મુક્તાનંદ સામેનું કે ભગવાનનું ધામ કેવું છે કે સનાતન નિત્ય અપ્રાકૃત અખંડ આનંદ સચ્ચિદાનંદ એવા શબ્દો વાતર્યા છે આ શબ્દોમાં ક્યાંય ગુણાતીત આવ્યું નથી આવ્યું ઈશ્વરચરદાસજી સ્વામીએ પ્રથમના બારમા વજ્રમતમાં આ શબ્દોની ટિપ્પણીમાં છેલ્લે એમ લખ્યું આખો પ્રશ્ન બધું ને કહું પ્રશ્ન પૂછીને કહ્યું કે આ ધામ કોને જાણવું એટલે બાપાશ્રીના નામે ઉત્તર લખે એમ લખ્યું આમાં જે નામ આવ્યું પ્રશ્ન એમણે એમને પૂછ્યો કે આ કોઈ સાધુના નામે ધામ છે બોલો હવે આપણને કોઈને વિચારી ના આવે આવો કારણ કે આપણા મનમાં કંઈ છે ને બીજું એમને આ છે તો એમણે પ્રશ્ન કરી ઉત્તર પણ મૂક્યો કે આમાં જે કયું છે એ નિત્ય અનતાનંદને અખંડાનંદને સચિદાનંદને અપ્રાકૃત આનંદને આનંદાનંદને સનાતન આનંદને ગુણાતીતાનંદ એવા કોઈ સાધુના નામે અક્ષરધામ જાણવું નહીં આમાં ગુણાતીતાનું નામ નહોતું તો કેમ નાખ્યું ત્યાં જાય છે કાંકરી મનમાં શું છે એ તમે જોઈ શકો છો આગળ એનો કાંકરો કાઢ્યો કઈ રીતે એ ધામ તરીકે તો કે મૂર્તિનું તેજ શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ છે એને અક્ષરધામ ઠેરાવ્યું એટલે આ નીકળી ગયું હવે એ ઠેરાવું કઈ રીતે તો વચનામૃતની અંદર જો એક વસ્તુ એ છે ભગવાન મૂર્તિ રૂપે સાકાર છે અને મૂર્તિના તેજ રૂપે નિરાકાર સર્વ છે એ તો બરાબર જ છે એટલે વચનામૃતમાં જે સાકાર નિરાકાર સાકાર નિરાકાર સ્વરૂપનું વર્ણન આવે ત્યાં આ કહેવાનું કે મૂર્તિ રૂપે સાકાર છે અને પ્રકાશ છે મૂર્તિમાંથી રહી નીકળી રહ્યો છે એ ભગવાન નું નિરાકાર સ્વરૂપ છે તો આવો જ્યાં જ્યાં પ્રશ્નો હોય ત્યાં ત્યાં મહારાજે શ્રીજી મહારાજે મૂર્તિના પ્રકાશ ને સચ્ચિદાનંદ્રહ બ્રહ્મસત્તારૂ પ્રકાશ એવા શબ્દો વાપર્યા છે ચૈતન્ય પૂંજ એવા શબ્દો વાપર્યા છે અને જ્યાં આ ચોથો ભેદ જે બ્રહ્મનો જી વિશ્વ માયા બ્રહ્મ જી ઈશ્વર માયા જીવ ઈશ્વર માયા બ્રહ્મ એ જે બ્રહ્મ એ પોતાને રહેવાનું અક્ષરધામ છે એનું જ્યાં જ્યાં વર્ણન આવે ત્યાં અક્ષર અક્ષર ઉપજ અક્ષર બ્રહ્મ એવા શબ્દો વાપર્યા છે આ તમે ચાવી મગજમાં રાખો તો તમે ક્યાંય ભૂલા ન પડો નહીંતર અહીંયા ભલ ભલા ભૂલા પડે કે જો અહીંયા આ ધામને મૂર્તિના તેજને ધામ કહ્યું મૂર્તિના ધામને તેજ કહ્યું સાકાર નિરાકરના વચન તમે ખોલીને લઈ લ્યો તો એમાં પ્રથમનું પિસ્તાલીસમું પ્રથમનું છાસઠમું મધ્યનું દસમું અંત્યનું ત્રીસમું છત્રીસમું અંત્યનું તો તમને ત્યાં મળશે પણ એ કોઈ મૂર્તિના તેજમાં અક્ષર અક્ષરબ્રમ અક્ષરરૂપ એવો શબ્દ નહીં આવે મહારાજ બરાબર સાવધાન આપણે પછી હું ધીરે તે ગોઠવીએ તો અલગ વસ્તુ છે વચન આપણે સ્પષ્ટ છે એટલે એમણે આ જે મૂર્તિના તેજના જે શબ્દો હતા સચ્ચિનાનંદ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ પ્રસત્તા રૂપ પ્રકાશ એ શબ્દો ઈશ્વરચર પકડ્યા ભલ ભલા આમાં મતિ ભ્રમી જાય કે બરાબર છે આ જે બ્રહ્મ કહ્યું એ જ આ બ્રહ્મ છે સચ્ચિદાન બ્રહ્મ તરીકે ઉલ્લેખ આવે બ્રહ્મ તરીકે મૂર્તિના તેજનો ઉલ્લેખ આવે એટલે એમ જ થાય કે બરાબર છે આપણે જે મૂર્તિનું તેજને ધામ કહ્યું એ બરાબર છે બ્રહ્મ કયું છે શ્રી સચ્ચિદાનંદ્રહ્મ કયું છે હા પણ એ આ સ્પષ્ટ છે એ પાછું એમણે એ પકડ્યું વચનામર માંથી મૂર્તિના તેજને સચિદાનંદ્રહનંદ એવા જે શબ્દો વાપરા એ ઉપરાંત હરિવાક્ય સુધા સિંધુ સત્તાનંદ સ્વામી લખેલું જે છે એમના જે શ્લોક જ્યાં જે આવા હોય એને ફેરવી નાખ્યા શબ્દો એ શબ્દો ફેરવીને આ રહસ્યા ટીકામાં મુક્યા કે જોવો હરિવાક્ય સુધા સિંધુમાં પણ આમ કહ્યું હરિવાક્ય સુધા સિંધુ કોણ જોવા જવાનું છે એ શ્લોક વાંચે ફેરવેલો જ વાંચે આયક એમણે ચાલ કરી સત્ય હોય તો એમણે સ્વીકારવું જોઈએ ને એમના આશ્રિત તો એ બાપાશ્રી માનનારે સ્વીકારવું જોઈએ કે આ વસ્તુ ફેરવી છે ઉપરાંત પંચાળનું પહેલું વચનામૃત કે જે અક્ષરબ્રમ મહારાજ બોલે છે અક્ષર બ્રહ્મ એ ભગવાનને રહેવાનું ધામ છે તો એમણે ત્યાં શબ્દ ઉમેરી દીધો અક્ષરબ્રમ એ ભગવાનના અંગનો પ્રકાશ છે અને એમને રહેવાનું ધામ છે આ ઉમેર્યુંરણ દાદી સ્વામી બાપાશ્રી નામે આવું હવે આપણે એને કઈ પૂછીએ કે જો આ તમે ઉમેરેલો તો કે અમે નથી ઉમેર્યું અમદાવાદ અને કાઢી નાખ્યું છે હા તો ચોર કોટવાલ ને દંડે એવું થયું અને પાછા કોમ્પ્યુટર માંથી પ્રિન્ટ કાઢીને આપે જો આ વડતાલી પ્રિન્ટ અહીં લખ્યું છે જો અમદાવાદ પ્રિન્ટ અહીં લખ્યું છે હવે પ્રિન્ટીને ખબર પડે છે કે વડતાલી છે અમદાવાદની છે છૂંઘીને ખબર પડે થી લખી આપે જો આ વડતાલી પ્રિન્ટમાં લખ્યું છે જો આ અમદાવાદ ની લખ્યું છે દાદુ બોરસદ કોર્ટમાં અક્ષર પુરુષોત્તમનો જે સાથે કેસ ચાલતો હતો અને હરિજવન શાસ્ત્રીજીની વકીલો જે લડત લેતા હતા એમાં મૂળ સંપ્રદાયના સિદ્ધાંત તરીકે જે વચનામૃતની પ્રત આગળ મૂકવામાં આવી હતી આપવામાં આવી એ સો અઢારસો અઠ્યાસીની હતી બીજી પણ બે હતી પણ એક અઠ્યાસીની પ્રત હતી એ અઠ્યાસીની પ્રત ઉપરથી વચનામૃતો છપાયા અને આજે પણ સત્સંગમાં ફરે છે ઘણી જગ્યાએ એ જૂની પ્રતિના અને મારી પાસે પણ છે એ પ્રતમા પણ એમ જ છે શું અક્ષરબ્રમ એ ભગવાનને રહેવાનું ધામ છે ત્યાં મૂર્તિનો અંગનો પ્રકાશ છે એવું વાક્ય નથી આનું કરવું અઠ્યાસી ની પ્રત મહારાજ ધામમાં ગયા પછી બીજા વર્ષની એમાં આ નથી આમણે નાખ્યું છે અને એક લોજિક અને ગણતરીની દ્રષ્ટિએ જુઓ તો સંમત ઓગણીસો ને પંચાવન થી હેન્ડ પ્રિન્ટિંગ આ મશીન દબાવીને છાપવાના બધા બીબા બનાવીને પુસ્તક છાપવાની ચાલ નીકળી આવ્યું તે મશીનો તો નહોતા પણ હેન્ડ પ્રિન્ટિંગ થતું હોય બરાબર છે તો એની સાથે કે હસ્તલિખિત પ્રત લખનારા મરી ન ગયા હોય એની પાસે જેવું લખાવું હોય લખાવી શકાય ઈશ્વરચંદ સામે હસ્તપ્રત એ જ રીતે લખાવી હોય ને પછી કે આ અમારી અસલ પ્રત એમ તમે જે લખાવું હોય એને તમે જે નામે લખો લખી શકો ની પ્રતર પુરુષો મૂકી છે કે ગુણા ગોપાલ વાતો આવી રીતની છે એ ઓગણ ની પ્રત છે ત્યારે આ જે વચનામર્ધ ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા તૈયાર કરે છે એ સંવત ઓગણીસો ની આસપાસથી શરૂ લઈને સંવત ઓગણીસો દસ બાર વર્ષ કામ કર્યું નથી કર્યું એ બધું જ ઈશ્વરચરણ દાજી સ્વામીના જીવનમાં મણિર સંસ્થા તરફથી એમાં લખ્યું છે કેટલાય હરિભક્તો અને મૂડીના કેટલાય સંતો એમાં છે બધા સાથે મળીને કર્યું બહુ મોટી ટીમ કામે લગાડી બાપાશ્રી કહેતા લખવાનું હોય તો શું એમાં જરૂર હતી આટલી બધી ટીમ નહીં આ સીધું સીધું જ છે ને એટલે એમાં બધું છે તો મૂળ પ્રથમા નથી છેલ્લામાં છેલ્લી તારીખમાં જાઓ ને ત્યાં સુધી નથી વચનામતમાં કે અક્ષરબ્રહ્મે ભગવાનના અંગનો પ્રકાશ્ય વાક્ય નથી અક્ષરબ્રહ્મ એ ભગવાનને રહેવાનું ધામ છે આટલું જ વાક્ય છે આ એમણે નાખ્યું છે પણ છતાં સામે બાજે છે તમે કાઢી નાખ્યું છે ચાલો સદંતર તમે જૂઠા છો આ આ પછી રહસ્ય પ્રતિપેકા લખનાર ખોટું જ કહી રહ્યા છે એમણે નાખેલું છે એ તો સ્પષ્ટ થાય જ છતાં એ પ્રશ્ન આપણે એક બાજુ રાખીએ હવે તમે મૂર્તિના તેજને અક્ષરબ્રમ ઠેરાવ્યું છે તો આખા વચરામૃતમાં ક્યાંય ફીટ નહીં થાય જ્યાં જ્યાં વચરામૃતમાં વાત આવે ત્યાં એ મૂર્તિનું તેજ અક્ષરમ અક્ષરધામ છે ફીટ તો થવું જોઈએ ને એ ફીટ જ નથી થતું ફીટ થતું જ નથી એનું શું કરવું એ તો કોઈ નાખ્યું નથી ને એમને વાત કરો છો ચાલો વન બાય વન પ્રથમ એકતાલીસમું વચરામૃત છે એ કોહમ બહુશ્યામ પ્રજા ભગવાન કેવી રીતે સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે તેમાં શ્રીજી મહારાજ કહે છે કે સૃષ્ટિના ઉત્પત્તિ કાળે પુરુષોત્તમ ભગવાને અક્ષર સામે દ્રષ્ટિ કરી હા આમ અક્ષર સામે દ્રષ્ટિ કરી ત્યારે અક્ષરમાંથી એક પુરુષ પ્રગટ થયો એક શબ્દને પકડજો આમાં શબ્દની મારામારી છે એક પુરુષ પ્રગટ થયો પછી પુરુષોત્તમ ભગવાને અક્ષરમાં પ્રવેશ કરીને એ પુરુષમાં પ્રવેશ કર્યો અને પુરુષ રૂપે થઈને માયાને પ્રેરી અને એ પુરુષ માયા સાથે જોડાણ એ પુરુષને મૂળ પુરુષ કહેવાય છે મહાપુરુષ કહેવાય છે અને એ મૂળ પુરુષ મહાપુરુષ માયા સાથે જોડા એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષો પેદા થયા એ એક એક બ્રહ્માંડના નિર્માતા થયા આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ પ્રથમના એકતાલીસ માં બતાવીએ તો તમે મારા વાંચવામાં આવી છે એમના પુસ્તકમાં પણ છે હવે આમાં તો કોઈ આપણે ખાલમેલનો પ્રશ્ન નથી ને એમણે વિવરણ કર્યું એ તો એનું જ છે એ લખે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો કે ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ રૂપી જે અક્ષરધામ છે એ ધામ રૂપ તેજ મૂળ અક્ષર એટલે આ ધામથી તો મૂળ અક્ષરને ક્યાંય છેટું કાઢી નાખ્યું રાખ્યું ખરું રાખવું પડે એમ જ છે પણ એમને તો બહુ દૂર કરી નાખ્યું શ્રીજી મહારાજની પાસે તો એમનું તેજ રૂપ અધામ છે સૃષ્ટિ ઉત્પત્તિમાં પુરુષોત્તમ ભગવાન એમને અક્ષરધામરૂપ એ તેજે કરીને એ મૂળ અક્ષરમાં પ્રેરણા કરી ઉત્પત્તિની શબ્દ સમજાય છે પ્રેરણા કરી એ મૂળ અક્ષરને પ્રેરણા કરી અંતર્યામીપણે તેજરૂપજી અક્ષરધામ છે ત્યાંથી અને મૂળ પુરુષે મૂળ અક્ષરે વાસુદેવ બ્રહ્મને પ્રેરણા કરી આ તેમની સૃષ્ટિ પ્રક્રિયા જોયું તમે મૂળ અક્ષરે મૂળ અક્ષરે વાસુદેવ બ્રહ્મને પ્રેરણા કરી વાસુદેવ બ્રહ્મે મૂળ પુરુષ ને મહાપુરુષ ને પ્રેરણા કરી છે આમાં કોઈ ઘલમેલ પ્રશ્ન નથી ને આપણા મૂળ પ્રતમાં જ કાઢી ના લઈ લીધું એવું કઈ છે ને આ તેમના અર્થ કરીને શીખવાડે છે એટલે આપણે પ્રશ્ન કરીએ કે ભાઈ અક્ષર સામે દ્રષ્ટિ કરી એવો પ્રશ્ન છે એવો જવાબ છે તો કે દ્રષ્ટિ કરી એમ નહીં સમજવાનું પ્રેરણા કરી એમ સમજવાનું લોડું કેવાય બીજું કઈ પ્રેરણા કરી એમ સમજવાનું કારણ કે શ્રીજી મહારાજ અક્ષરધામ રૂપી જે મૂર્તિનું તેજ છે એ દ્વારા એમાં પ્રેરણા કરે છે રહેલા જ છે એટલે પ્રેરણા કરે અંતરિયામી પણે પણ અહીંયા તો સ્વામીજી એમ કહ્યું છે એક અક્ષરમાંથી એક પુરુષ પ્રગટ થયો એ પ્રગટ થયો ક્યાં આ તો ઉભો હોય જ દેખાય છે અને તમે એમ કહો છો કે અનંત કોટી છે આવા મૂળ અક્ષર આપણા શાસ્ત્રોમાં તો અક્ષર જે છે એક જ હોય અનંતકોટી અક્ષર મુક્તો હોય અક્ષર બ્રહ્મ એક જ હોય હવે એ તો આ મૂળ અક્ષરની કોટીઓ ગણાવે છે તો એમાંથી આમાં કોને પ્રેરણા કરી એનો કોઈ જવાબ નહીં છે ને શ્રીજી મહારાજે જે કહ્યું છે એથી વિરુદ્ધ જ છે અમે ક્યાંક કહીએ છીએ કે આમાં ક્યાં ક્યાં છે પણ એને અક્ષરબ્રમનો કાંકરો કાઢવો છે અને એ મૂળ અક્ષરને પ્રેરણા કરી એ તો છેટું જ છે હક જુદો છે એના મુક્તો જ જુદા છે એને શ્રીજી મહારાજને ડાયરેક્ટ સંબંધ નથી વ્યતિરેક સંબંધ નથી અન્વય પ્રવેશ સંબંધ છે મૂળ અક્ષરનું હમ હા અને અહીંયા શ્રીજી મહારાજ સામે દ્રષ્ટિ કરે છે સિદ્ધિ હવે એ દ્રષ્ટિ એને સ્વીકારે કેમ કારણ કે એને ઉડાડવું છે બાપુ આવું પ્રભુ એ મૂળ અક્ષરનો લોક જુદો છે મૂળ અક્ષરના મુક્તો જુદા છે અને એ તો પુરુષોત્તમ દૂર છે એ કરવા માટે એમણે શું કર્યું આ તો વડતાલવાળા અમદાવાદ વાળાએ કાઢી નાખ્યું જ નથી ને સાંભળો હવે તમે ખોલો વચના જે સંપ્રદાયની મૂળ પ્રત હોય એ તમે ખોલો અને હું અહીંયા વાંચું છું એટલે એમણે આ શું કર્યું એ તમને ખબર પડશે આ સારંકો સત્તરમું છે સારંકોનું સત્તરમું વચન અમારે આવી ગયું હવે એમાં આગળ જતા રહ્યું એટલે જેમ આકાશ છે તેની વિશે મચ્છર ઉડે ચરકલો ઉડે ગરુડ પણ ઉડે તો પણ જો ધીમે ધીમે તમે યાદ રાખજો ક્યાંક હું એમની બાપાશ્રી નામે બનાવેલી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા વાળું વચરામરથી એ વાંચી રહ્યો છું તમારે વડતાલ સંપ્રદાય અમદાવાદ જે હોય તે રાજકોટ કુંડલ જે પ્રત એ બધી વડતાલ સાથે વાંચવાની અને જેને પાંખને વિશે વધુ બળ હોય જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે તેમ મચ્છર જેવા જે મરિચ્યાદિક ફેર્યું હજી જોઈજો અને ચરકલા જેવા જે બ્રહ્માદિક અને સમળાને ઠેકાણે વિરાટ પુરુષ આદિ અને ગરજને ઠેકાણે છે પ્રધાન પુરુષ અને હવે જોરુડ ને ઠેકાણે જે અક્ષરધામમાં રહેનારા મુક્ત તથા અક્ષરધામ એ સર્વે જેમ જેમ વધુ વધુ સામર્થ્ય પામા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ જાણે છે પ્રભુ આમાં જે આવ્યું છે ગરુડ ને ઠેકાણે અક્ષરધામના રહેનારા મુક્ત આપણે અક્ષર મુક્ત એ ગરુડ ઠેકાણે છે એવું છે આમાં અક્ષરધામ નથી આપણે શબ્દ નથી અક્ષરધામ અક્ષર મુક્તો છે આ અક્ષર મુક્ત સાથે અક્ષરધામ એ લગાડી દીધું મૂળ અક્ષર જે છે ને એને જે આગું કાઢી નાખ્યું છે એને જોડી દીધું એ લોકો ઉભો કરશે જો હજી એ અક્ષરધામ જોડ્યું છે નહીં આપણને એમ થાય તમને કોઈ વિચાર ન આવે કે આ સાલું અક્ષરધામ નાખવાની જરૂર શું અહીંયા પણ અક્ષર મુક્તો અને અક્ષરધામ એ ગરુડને ઠેકાણે છે એટલે મૂળ અક્ષર તો ગરુડને ઠેકાણે છે મારે જે તો છેક લેવલ સુધી લઈ લીધું કે આગળ નહીં પણ આમને ત્યાં ગરુડ ને અટકાવી દીધો અક્ષરધામ અક્ષર મુક્તો ને ત્યાં ગરુડે ઠેકાણે લઈને અટકાવી દીધા શા માટે એનો લોક જુદો કરવો છે એના મુક્તો જુદા કરવા કઈ રીતે જુદા કર્યા અમદાવાદની પ્રથમા જે અમદાવાદના સાત વચરામૃત છે હાથ આઠ જે છે એમાં સાતમા વચરામૃત એક વાત આવે છે એનો એનો ઉપયોગ કર્યો છે ઈશ્વરચંદ સ્વામી કે વૈકું ગરુડ બ્રહ્મધામ જતા ઉડી શક્યો નહીં એટલે ગરુડ ની બ્રહ્મધામ એટલે અક્ષરધામમાં ગતિ નથી એ અહીંયા લગાય એટલે આ મુક્તો જે છે એને અક્ષરધામમાં ગતિ નથી આ અક્ષરધામનું આ બધું જુદું છે ક્યાંથી ક્યાં લગાડ્યું તમે જોયું ગરુડ ઉડી નથી શકતો બ્રહ્મધામમાં અક્ષરધામમાં ત્યાં જઈ શકતો નથી એ મૂળ અક્ષર અને મૂળ અક્ષર ભક્તો મુક્તો એ મૂળ અક્ષર અને મૂળ અક્ષર મુક્તો એ અક્ષરધામમાં એટલે શ્રી મૂર્તિનું તેજ શ્રીજી મહારાજ એ ધામમાં જઈ શકતા નથી એમનું દર્શન જ નથી મેળ ખાધો વચનામૃતમાં આપણે જોઈએ સૃષ્ટિ પ્રક્રિયા મેળખાધી પ્રથમનું એકવીસમું વચનામૃત જુઓ એમાં જોવાની જરૂર નથી હું જ તમને લઉં છું એમાં તો કોઈ વાત નથી પણ હું તમને સંભળાવું છું બહુ સરસ છે પ્રભુ એવો એકાંતિક ભક્ત પ્રથમનું એકવીસમો એવો એકાંતિક ભક્ત દેહનો ત્યાગ કરે છે ત્યારે સર્વે માયાના ભાવથી રહિત થઈને ભગવાનના અક્ષરધામને પામે છે તમે આપણો આ મૂળ વ્રતના મૂળ સંપ્રદાયનું બળતાલ અમદાવાદ છે તે પ્રતનું તમે સમજવા કોશિશ કરો એકાંતિક ભક્ત ભગવાનના અક્ષરધામને પામે છે તે અક્ષરના બે સ્વરૂપ છે એક તો નિરાકાર એક ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ બ્રહ્મમોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણ ની સેવામાં રહે છે પછી જે મહારાજ લખે છે અને એ અક્ષરધામ ને પામ્યો કઈ આંગળી ચિંધે છે જે આ છે ને એ અક્ષર ને પામો જે ભક્ત તે પણ અક્ષર ના સાધર મેણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને જે અક્ષરધામ ને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ સદા બિરાજમાન છે અને એ અક્ષરધામ અક્ષરધામ અનંત કોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમ ના દાસભાવ વર્તે છે અને પુરુષોત્તમ નારાયણ સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વ તો એમ જ નિશ્ચય રાખવું કરવો છે આપણે પણ એ મુક્ત તેની પંક્તિમાં ભોળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે પણ તું છ એવું જે મા ઈચ્છું તેની ઈચ્છું નથી અને એમાં કઈ લોભાવવું નથી કેટલું સ્પષ્ટ અક્ષરબ્ય સ્વરૂપ એક નિરાકાર્યક્રષ્ટિશ કે બ્રહ્મ મોહલ કે અક્ષરધામ એ ધામ જે ભૂમિકા મુક્તોને રહેવાની ભગવાનને જે ધારી રહ્યા છે ભગવાન જેમાં નિવાસ રહે મહારાજ કે શ્રી કૃષ્ણ નારાયણ પોતે શ્રી કૃષ્ણ નારાયણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે અને અનંતપોટ મુક્તો પણ સેવામાં છે અને આમાં એમનો કોઈ મૂર્તિના તેજનું કઈ ફીટ થાય તો એમણે શું કર્યું કે આમાં જે નિરાજ એ અક્ષરધામ બીજે રૂપે જે પુરુષોત્તમના સેવામાં છે એ મૂળ અક્ષરને કહ્યું છે દૂર છે એને કારણ કે મૂર્તિનું તેજ રૂપ જે અક્ષરધામ એ અંતરિયામી રહ્યું છે તેજ રૂપે મૂર્તિનું તેજે કરીને મૂળ અક્ષરમાં છે માટે એ મૂળ જે અક્ષરધામ મૂર્તિ રૂપી તેજનું અક્ષરધામ છે એનું આ મૂળ અક્ષર બીજું રૂપ કહેવાય છે એટલે આ બીજું ધામ છે અક્ષરનું બીજું જ રૂધામ છે બીજું રૂપ છે એક બીજું હા એમ બે આ બધું છે એ તો મૂળ જે અક્ષરધામ એને માન્ય છે એમાં મૂર્ખોત્તમ રે છે અને અનંત કુટિમુક્ત રે છે એ બધું એમાં જોડી દેસે છે ચાલો હવે આપણે પ્રથમનું ત્રેસઠ વચરા મતલો એમાં સરસ રીતે મારા પ્રથમના ત્રેસઠમાં સમજાવે છે કે અક્ષર અક્ષર બ્રહ્મ અક્ષરધામ કેવું છે જુઓ એમાં મારે કહ્યું કે વિરાટ પુરુષનો પણ પાર આવતો નથી વૈભવનો એમ એવા કોટી જે વિરાટ પુરુષ પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને તે ધામ પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે તે ધામની મોટપનો પાર તો આવે જ કેમ એવી રીતે ભગવાનની મોટપ સમજો પછી બધું બતાવતા બતાવતા મહારાજ કે છે આ સર્વે મૂર્તિમાન છે કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે અહિયાં આ લોકો શું હોળી કરે કે આજો બીજું કીધું બીજું નથી ઉપર જે અક્ષર કહ્યું એનું જ વર્ણન આવે છે અનંત કોટી જે પરમાણુની પેઠે બ્રહ્માંડો ઉડે છે એ ફરીથી મારા જ ઐકીએ છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે જેના એક એક રોમને વિશે અનંતકોટી બ્રહ્માંડાણુની પેઠે ભરે છે જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તો કીડી એની કશી ગણતરીમાં ન હોય એમ અક્ષરની મોટે આગળ બીજું કાંઈ ગણતરીમાં આવતું નથી એમ કરતાં કરતાં કીધું પૃથ્વીનું જળ્યું છે આકાશનું કારણ અહંકાર છે અહંકારનું કારણ મહત્વ છે સમજાય છે મહત્તનું કારણ પ્રધાન છે બ્રહ્મ એટલે અહીંયા મૂળ પુરુષને કહ્યું મહાપુરુષને કહ્યું એ જોડલું જ છે એ છે અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને તે અક્ષર મૂર્તિમાન છે અને મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈને નજરે અક્ષરનું રૂપ આવતું નથી હમ એવડા મોટા છે એવા બ્રહ્માંડ તો એક એક રોમમાં અસંખ્યા પોતે પોતે સદા વિરાજમાન છે સમજાય છે નાખી લિંગ અને પોતાની અંતરયામી શક્તિ કરીને અક્ષરધામ અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વ અને વિશે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામ આ જે અને માટે જેના સેવક આવા છે તેમના સ્વામી પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કેવાય કઈ બાકી રહ્યું એમણે શું કર્યું એમાં ફેરવી નાખ્યું તોડું બધી આમાં એમ જ કીધું તે અક્ષરધામ ને વિશે તે અક્ષરધામ આમને થોડો ફેરફાર કર્યો જલ્દી તો ખબર ના પડે અક્ષરધામ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં તે શા માટે જે એવા એવા બ્રહ્માંડ એક રોમમાં અસંખ્યાત ઉઠતા જ ફરે છે એવડા મોટા છે તે ને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા બિરાજમાન છે નાખી દીધું કાંતિભાઈ શ્રીજી મહારાજે મૂળ વચનામતમાં શું કીધું પોતાની અંતરયામી શક્તિ એ કરીને અક્ષર બ્રહ્મ એ તો બધા છે જ નીચે અનંતકોટી મૂકતો અને પ્રધાન પુરુષ પ્રકૃતિ પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષ બધાને વિશે અંતર્યામીપણે અન્વય રૂપે બેઠા છે આમાં કાંતિએ કરીને શબ્દ મૂકી દીધો હવે એમાંથી જ વાંચું છું એમના વચનામાંથી પ્રથમથી પ્રથમ ત્રેસમાંથી એક મૂક્યો શબ્દ તો પણ તમે સીધી રીતે જોવા જાવ તો કંઈ ફેર પડતો દેખાશે નહીં હું એમ જ વાંચું છું અને પોતાની કાંતિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વના વિશે રહ્યા છે અને તે અક્ષરધામના વિશે પોતાના સાધન અનંત કોટી મુક્ત હોય તે ભગવાનની સેવા તમને કઈ બહાર પડ્યો એમણે બદલી નાખ્યું અર્થમાં એ તે આવ્યો ને પછીથી એ બોલે પ્રકાશ કાંતિ એટલે પ્રકાશ પ્રકાશે કરીને જે અન્વય થયા છે ને બધામાં અંતરિયામી પણે રહ્યા છે એટલે હવે ઉપર જતા રહ્યા એ તે જે પ્રકાશરૂપધામ છે એની આ વાત કરે હવે આમાં તો તમે કાંતિયથી નીચેનું જોડો પ્રકાશરૂપમાં પણ ઉપર અક્ષરધામ પુરુષોત્તમ ભગવાન પોતે અંતર્યામી અન્વય રૂપે મૂળ અક્ષરમાં રહ્યા છે એમ કેમ કરી શકો અર્થ પણ તોય શું કે એ અન્વયપણે જ રહ્યા છે અંતર્યામી પણ જ રહ્યા છે આમને તો ત્યાં પુરુષો પાસે એની હજુ ની સેવા જ નથી જઈ શકતા નથી ગરુડ ઉડી શકતો નથી પણ એકવીસ માં બચરા એમ મહારાજા કોઈ બીજે રૂપે સેવામાં રહે છે મોળક્ષરને એમને ઠેરાવ્યું કે આ દૂર બીજું ધામ છે સામે એમની રહે સેવા કરી એવી નઈ તો એ જે અક્ષર ધામરૂપ તે મૂર્તિનું છે એમણે જે પ્રેરણા કરી એ ઉત્પત્તિ માટે કરી એટલે ઉત્પત્તિ માટે મૂળ અક્ષર ને પ્રેરણા કરી મૂળ અક્ષરે વાસુદેવ ને પ્રેરણા વાસુદેવ બ્રહ્મ ને પ્રેરણા કરી વાસુદેવ મૂળ પુરુષ છે રૂપ સેવાને કહી છે આ તો એમનું માનેલું છે ને શ્રીજી મહારાજ આવું કઈ કહેતા નથી નંદ સંતો ટીકામાં એવું કઈ કહેતા નથી કોઈ નંદ સંતો લખ્યું નથી કોઈ શાસ્ત્ર લખ્યું નથી મહારાજકીય છે હજુ માં સેવા મારીએ છીએ હજુ નહીં એ તો અને આને સેવા ઉત્પત્તિમાં કરવાની શું છે આને આ કરી મૂળ અક્ષરે પછી વાસુદેવ બ્રહ્મ એ છેટે છે એને પ્રેરણા કરી વાસુદેવ બ્રહ્મ મૂળ પુરુષ પ્રેરણા કરી એ માયા સાથે જોડાણ એ મહેનત તો એ કરે છે મૂળ પુરુષ છે ત્રીજે સ્ટેપ આ શું કરે છે સેવા એમાં મેળ પડતો નથી તમને આટલું છે તો એ સમજાય છે આ જુદું કરે છે આ નાના નાના છે એને સમજાય છે ને કે આ જુદું પાડે છે આથે કરીને મહારાજ કે છે શ્રીજી મહારાજ કે છે એથી વિરુદ્ધ ચાલી રહ્યા છે એ એક નક્કી છે હવે તમે હજી આપણે એક જોવાના છે કાર્યાણ નું આઠમું વચનમાં બહુ સરસ છે વિચારીએ ને તો આમ રોમ રોમ આનંદ આનંદ થઈ જાય એવું વચનમાં પણ એમ ભગવાનના સગુણ નિર્ગુણ પણ મુક્તાનંદ સ્વામી કે સ્વામી આમ તો એક વાત કરું આમાં પછી યાદ આવશે પણ કદાચ ભૂલાઈ જાય વેગમાં તો હવે આના ઉપર જે વિવરણ કરશે ને તો આપણને કદાચ રડવું આવી જાય એમ થઈ જાય કે આ રોવું કે હસવું એવું થાય એવી એવી કરે એટલે હું તમને પહેલા કહી દઉં મુક્તાનંદ સાહેબ પ્રશ્ન કર્યો કાર્યાણી નું છે વડતાલની પ્રત વાંચું છું વડતાલ અમદાવાદ માં છે એ મહારાજ વેદશાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે નિર્ગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું શ્રી પુરુષોત્તમ એનાથી ઉપર કોઈ નથી પછી મહારાજે સમજાયું કે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મતાથી અતિસૂક્ષ્મ છે જો એક વસ્તુ સમજી લો સાકારવાદીઓનું નિરૂપ સગુણ નિર્ગુણ એ જે છે એનું નિરૂપણ થઈ રહ્યું છે એ ભગવાનને સાકાર માને છે એ ભગવાનના સ્વરૂપનું સગુણ નિર્ગુણ પણ પ્રતિપાદન થઈ રહ્યું છે બાકી એક શબ્દ છે વચનાવતમાં છે ને બધા છે આપણે અને બધા વૈષ્ણવાચાર્યોમાં હોય રામાનુજાચાર્ય આદિ સહિતમાં અને શિક્ષાપત્રીમાં પણ છે કે આત્મદ્વિવેદી ભક્તને નિર્ગુણ કેમ જાણવા તો ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ ગુણથી પર છે રહિત છે ગુણાતી અને કલ્યાણકારી અનંત ગુણ યુક્ત છે માટે સગુણ છે સગુણ કેવાય છે એ એક પ્રશ્ન થયો અહિયાં આ સગુણ નિર્ગુણ પણ જુદી રીતનું છે અને એ સાકારવાદીઓ માટેનો છે હવે સાંભળો પછી શિવજી મહારાજ બોલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વીયાદ જે સર્વે તત્વે તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પ્રકૃતિ પુરુષ તેનું આત્મા છે તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને સર્વે ભગવાનનું શરીર છે શરીર કોને કહેવાય માય કોઈ પ્રવેશ કરે આ શરીર છે અંદર જે આત્મા જીવ છે એને શરીરી કહેવાય આપણું શરીર છે આત્માને શરીર કહેવાય તો આ બધા છે પુરુષોત્તમ એમાં રહ્યા છે જેમ પાછું વર્ણન કરે છે મહારાજ શ્રીજી મહારાજ એક દોરા જેટલું કાચું રાખતા નથી એટલે વાગી ને છે પ્રકાંડ વક્તા છે અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે અને શુદ્ધ છે કણો પ્રકાશમાન છે તેમ એ સર્વે થકી આગળ ગણાવ્યા થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અતિશય શુદ્ધ છે અતિશય નિર્લેપ છે અતિશય પ્રકાશયુક્ત છે પછી એમ કઈ કહ્યું તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે તો પણ નિર્વિકાર છે અસંગી છે અને પોતે પોતાને સ્વભાવ છે પણ એ કોઈ થવાને સમર્થ નથી જેમાં ચાર ભૂતના કોઈ ગુણ છે પંચભૂત છે એના આકાશને અટતા નથી એવી રીતે નિર્લેપ છે એ ભગવાનની મૂર્તિને વિશે અતિશય જે અતિશય શુદ્ધ અતિશય સૂક્ષ્મપણું અતિશય નિર્લેપણું અતિશય શુદ્ધપણું અતિશય પ્રકાશયુક્ત પણ અતિશય અક્ષર્યયુક્ત તે ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે સૂક્ષ્મથી સૂક્ષ્મ બધામાં એ ભગવાન બેઠા છે તે મૂર્તિનું જે તેજ છે એ તેજ દ્વારા સૂક્ષ્મ હોય એનાથી નહી સૂક્ષ્મ છે અને અંદર બેઠા છે એ ભગવાન નું નિર્ગુણ સ્વર્ગ અને હવે સગુણ સ્વરૂપ સમજાવ જે ગિરનાર પર્વત છે તે લોકાલોક પર્વતની પાસે મૂકીએ તો અતિશય નાનો લાગે પણ ગિરનાર પર્વત કે નાનો થઈ ગયો નથી એ તો લોકલોક ની અતિશય આગળ નાનો જણાય છે તેમ પુરુષોત્તમ ભગવાનની મોટા આગળ અષ્ટર બ્રહ્માંડ ત્યાં અણુ નથી પણ બ્રહ્માંડ કઈ નાના થઈ ગયા નથી એ તો ભગવાન નાના જણાય છે એવી રીતે ભગવાનની મૂર્તિ ને વેસે જે અતિશય મોટા તે ભગવાન નું સગુણપણો છે અતિ સૂક્ષ્મપણો અતિ વિરાટ પણ મોટાપણો એ મોટી વાત ભગવાન મૂર્તિ એનું જે તેજ એને સૂક્ષ્મપણે થઈને અંતર્યામી રૂપે બેઠા છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અને મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે એનાથી જે વિરાટ થાય છે એ ભગવાનનું સ્વરૂપ સગુણ સ્વરૂપ છે હવે એક મહારાજ બસ કહે છે જો આવી રીતે થયું તો મનુ ભગવાન પૃથ્વી ભગવાનનું મૂળ સ્વરૂપ કયું શ્રીજી મહારાજ પોતે કે છે મૂળ સ્વરૂપ કહેતો મૂળ સ્વરૂપ છે જે મહારાજ કે જે સામે પ્રત્યક્ષ બેઠું છે મનુષ્યુ એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે પછી સરસ સમજાવે છે વાત પ્રગટ પ્રમાણ જે મનુષ્ય જેવા ભગવાન દેખાય છે પણ એ તો સગુણ નિર્ગુણપણું એ ભગવાન કઈક અલૌકિક ઐશ્વર્ય છે પછી દ્રષ્ટાંત આપે છે જેમ બ્રાહ્મણના પુત્ર લેવા અર્જુન સાથે રથ ઉપર બેસીને ગયા લોકો ભૂમા લોકમાં તો આ તો લાકડાનો રથ અને ચામડાના માઇકના એવા બધા અર્જુન ઘોડાઓ સહિત માયા ના હતા પાર એ પહોંચી ગયા કેમ ચૈતન્ય રૂપ થઈ ગયા શું થયા પ્રકાશરૂપ સુમ રૂપ ને પાણી ગયા ભગવાનના નિર્ગુણ મામને પામા એવી રીતે જે સ્થૂળ પદાર્થને પણ સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપર્ણું છે એ ઘોડાર લાકડા રથ એ બધું પ્રકાશરૂપ ચૈતન્ય થઈ અને સૂક્ષ્મ રૂપને પામી ગયા અને ત્યાં માયા પાર જતા રહ્યા એને નિર્ગુણ કરી નાખ્યા સૂક્ષ્મ કરી નાખ્યા ચૈતન્ય કરી નાખ્યા પ્રકાશરૂપ કરી નાખ્યા નહીંતર માયાપાર જાય નહીં તો એ ભગવાનનું નિર્ગુણપૂર્ણ છે કે માહિત પદાર્થને પણ ચૈતન્ય અને સૂક્ષ્મ કરી નાખે આ નિર્ગુણ ગુણ ભગવાનના જે ઐશ્વર્યની વાત કરે છે હા અને બલિરાજા પાસે આવ્યા સાત પગલા માગ્યા ત્રણ ડગલા પૃથ્વી માંગી એક ડગલું એટલું વિરાટ કર્યું તો બ્રહ્મકડા ફોડી નાખ્યું અને સાત સ્વર્ગનું એક પગલું કર્યું એ વામન જે ભગવાન શ્રીજી મહારાજ કે વિરાટ થયા એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે આ મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે બલિરાજા સિવાય બીજા હતા ભગવાન નાના જ દેખતા હતા હર્જુન પાસે વિરાટ વિશ્વરૂપ દેખાડ્યું અર્જુન સિવાય બધા નાના જ દેખતા હતા અર્જુન દેખતા હતા વિશ્વરૂપ દેખતા હતા એમ બલિ મહારાજા વિરાટરૂપ દેખતા હતા વામન માંથી વિરાટ થયા એ મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે અને એ સગુણપણું છે અવતાર વખતનું પણ બતાવ્યું અને એ ધામ બિરાજિત પણ બતાવ્યું પુરુષોત્તમ શ્રીજી મહારાજના પ્રસંગ લઈ લઈ ને બે એટલે કે મૂર્તિને વિશે કારણ કે ભગવાનને તો નિર્ગુણ પણ સગુણ પણ નહીં એ તો જેવા મનુષ્ય છે એવું જ મૂળ સ્વરૂપ છે એમનું અલૌકિક ઐશ્વર્ય છે મૂર્તિના પ્રકાશક કરીને સૂક્ષ્મ પ્રવેશ કરે છે અને રહે છે બિરાજમાન છે અને મૂર્તિ રૂપે અલૌકિક ઐશ્વર્યથી એ વિરાટ થાય છે સમજાઈ ગયું ને રત્ના ભગત ભાદરાના રાતે ત્રણ વાગે શ્રી મહારાજ એમને ઉઠાડ્યા રથ લઈને આવ્યા આવકે ચાલો રથમાં બેસો વંથલી એટલે જામથલી ભાદરાની પાસે જામથલી આવતી ત્યાં રાઘવજી સોની ની પત્ની એમના ઘરના છે એને તેડવા જાય છે તમે સાથે ચાલો એટલે રત્નાલી રત્ના ભગત ભાદરા વિજ્ઞાન દાસ હમ રાઘવજી સોની ની દુકાનમાં મહારાજ ઉતર્યા આ શ્રીજી મહારાજ મૂર્તિમાં નિર્ગુણ ગુણ છે નહી તો રત્નો ભગત કઈ દિવાલ સોસરો જઈ શકે તાળા માર્યા હતા દુકાન હતી એ થોડું કઈ પેપરમેન વેચતો હતો એના બેઠા ને મારે તો જતા રહ્યા થાય છે ચૈતન્ય કરી દીધા અણુસરખા કરી ઉતારી દીધા કેવા પછી તો પ્રસંગ છે ને પછી એમને પત્ની તેડીને જતા રહ્યા પેલું ખા મૂકેલું કારણ કે જામ આ બધું મળે ને એટલે જામનગર થી લાવીને રાઘવજી પત્ની લઈ આવો પત્ની તેડીને મારા જતા રહ્યા બે ત્રણ તાળા લગાવે હોલી ને અંદર જાય તો કોઈ બેઠું કરું ને હા અચ્છા આવો બેઠો હોય કોઈ બંધ તાળાની અંદર એ ભાઈ કોણ છો એટલે કે ભાઈ હું ભાદરાનો રત્નો ભગત પણ ભગત તમે આ ક્યાંથી તો આવું થયું તો કે તેડીને ક્યારે એટલે કે હું આવીશ પાછું હવે કેવી રીતે વિરાટ થાય છે રસમાણો જાળિયામાં શ્રીજી મહારાજે ઓગણોતેરા કાલ પછી બીમાર માંદગી ગ્રહણ કરી સીધા જઈને સંવત અઢારસો ઓગણ ની વાત છે જાળિયાના હીરા પરમ એકાંત ભક્ત મહારાજના મહારાજ સિદ્ધુ જઈને કીધું હીરાભાઈ તો અમારે બીમારી ગ્રહણ કરવી છે મધવાડ ગ્રહણ કરશો કર કરવો છે સ્વતંત્ર છે ને અરે મહારાજ તમારી જેમ ઈચ્છા હોય અમે સેવા કરશું તો એકાંત ઓરડો આપી દો આપી દીધો અને મહારાજે જે લીલા કરી તરત તાવ કોઈ ઓઢે ચાદર ઓઢીને તાવ ઓઢી લીધો જુવારનો દાણો મુકત ફાટીને ધાણી થઈ જાય એવો તાવ લીધો અને ભગુજી સાથે હતા એમને કહી દીધું કોઈ સંતોને મોટેરા સંતોને કોઈને જાણ કરવાની નથી અને મારા ઊંડા ઉતરી ગયા ના જાગે ન પાણી પીએ ના જમે નહીં કશું ભાઈ સુતારે માનમાં જગાડે ત્યારે આંખો ખોલે પાછા આખો બંધ કરી દે સાહેબ તેર તેર દિવસ નીકળી ગયા અને વચ્ચે જગાડે ભગુજી મહારાજ કઈક તો જમો તો કે જલેબી લાય અરે મહારાજ અત્યારે જલેબી ક્યાંથી લાવું ભુજ ની બજારમાં હજારો મણ જલેબી છે તું મને પાછીર જલેબી ના પાડે હોળી પાછા પ્રભુ પોંક લાયો મહિના ઘઉનો પોક કાઢું આશો કી કયો મને ખબર નથી પણ એમ કે અત્યારે હું ક્યાંથી પોંક લાવું ભુજ ની ભુજ ને એમના રહી ગયું ભુજ બજારમાં હજારો મણ પોખ છે ઘઉં અને તું મને પાસે પોંક ના પાડે એ આખી લીલા જુદી છે પછી તો કેટલું નાયા તરત મુક્તાનંદ સ્વામી આવ્યા રડી પીડા રડતા શું કપાળ ઉપર આવ્યા એટલે મારા તરત આંખ ખોલી સ્વામીને રડતા જોયા એટલે મારા માની હંકી લીધી હંકે લીધું ચાદર હંકેર ખૂબ નાયા હવે ગઢપુર જવું છે ગાડું મંગાવ્યું ગાડામાં બેઠા તો કે ગાડું હાંકડું છે તાણો લાંબુ કરો ગાડા ને લાકડું કઈ તાણ થોડું લાંબુ થાય અને બધા પાર્સો દિવ્ય બુદ્ધિ રાખના વાળા બે પાર્સદો આ બાજુ આ બાજુ હાલો થઈ ગયું ગાડામાં સુતા શ્રીજી મહારાજ થોડું હાલુ ગાડાના કડા હોય ચારે બાજુ એ ખરાજ કૂદકો મારી નેઠા ઉતરી ગયા આમાં દગો છે દગો છે દગો છે કરીનેઠાબુ ઉતરી ગયા મહારાજ કઈ દગો નથી કડા ખકડે ના દગો છે સાહેબ આ ચરિત્ર જોઈને જાળિયાના નગા બાબરિયા ને સંશય થઈ ગયો આ ભગવાન કહેવાય જેવો સંકલ્પ થયો નગો ભાગ્યો મારે સંકેત લીધું મનુષેવા થઈને કીધું એ નગા એ નગા મહારાજ હવે કોઈ દિવસ આવો સંશય નહીં થાય ભગવાનની લીલા છે હરી લીલા અમૃત સાતમો કળશ ઓગણ ચાલીસ આ પ્રસંગ લખ્યો છે યુ મે રીડ ઇટ વાંચી શું તો વાંચો આ ભગવાન કેટલું અમૃત જેવું વિચરામર છે હવે એમણે જે અર્થ કર્યો છે રડતા નહી હોમણે ટીકા કરી વિશ્લેષણ કર્યું બાપાશ્રી નામે આ બધું ઠોકે મુક્તાનંદ સ્વામી આમાં જે પૂછ્યું છે એ એ પૂછ્યું છે કે મહારાજ પરોક્ષના શાસ્ત્રમાં તો પરોક્ષના ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપ કયા છે પણ પુરુષોત્તમ એવા જે તમે તે તમારા સગુણ નિર્ગુણ સ્વરૂપ કેવી રીતના છે એલા પરોક્ષાસ્ત્રના પુરુષોત્તમના સગુણ નિર્ગુણ જુદા પાછા સગુણ નિર્ગુણ જુદા એ જુદા હોય પર એટલે મહારાજે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનના બલીના બધા દ્રષ્ટાંત મેં તમને મહારાજના સગુણ નિર્ગુણના સ્વરૂપ સમજાવ્યા અને વેદ પુરાણ શાસ્ત્રમાં મુક્તાં નામ લીધા તો એવી ગુલ્લી મારી કે એ તો પરોક્ષના શાસ્ત્રમાં પરોક્ષ ભગવાનના પરોક્ષ ભગવાનના ને તમને ત્યારે ભાર દીધો હતો એ જે પુરુષોત્તમ ભગવાન શબ્દ વાપર્યો છે પુરુષોત્તમ છો તમારા સગુણ નિર્ગુણ સ્વરૂપ કેવા છે અમારા તે જ રૂપ અક્ષરધામના સગુણ નિર્ગુણ સ્વરૂપ અહીં કીધા છે હવે આ મૂર્તિ વાત ચાલે છે પ્રભુ એમાં તેજરૂપ ધામ નિરાકાર તેજરૂપ ધામ એના સગુણ નિર્ગુણમાં ક્યાંથી ચોટેપ અક્ષરધામના સગુણ નિર્ગુણ ભેદ એ કયા છે તેજ ના સગુણ નિર્ગુણ ના ભેદ જે કયા એ આપણે તો મૂર્તિ મહારાજના અલૌકિક ઐશ્વર્ય ની વાત કરીને તો જુઓ આ અને પોતાના તેજના સગુણ નિર્ગુણ બે ભેદ કહેવા છે પણ આ ઠેકાણે પોતાની મૂર્તિને અને પોતાના તેજને અભેદ પણ કહ્યું છે માટે મૂર્તિ માંથી ઉત્પન્ન થાય એમ કહ્યું છે હવામાનમાંથી વિરાટ થાય ને એ તો કેવા માત્ર છે બાકી ભેદ તો તેજરૂપ અક્ષરધામના જ છે પણ અભેદ પણ છે મૂર્તિને તેજને એટલે અહીંયા મનુષ્ય માંથી મનુષ્યરૂપ મૂર્તિ માંથી ઐશ્વર્ય પ્રગટ થાય એમાં અને એમણે જે સગુણ નિર્ગુણ સ્વરૂપ પાછું સમજાવ્યું આ કહ્યું એમ ખાલી કીધું તમને વાત સમજાણી કે નહી માટે મૂર્તિ માંથી અને મૂર્તિને અભેદ પણ છે એમ નથી કહ્યું હજી કારણ કે આગળ ગુલ્લી મારશે એટલે તેજને મૂર્તિને અભેદ પણ કહ્યું છે માટે મૂર્તિ માંથી ઐશ્વર્ય ઉત્પન્ન થયું એમ અહીંયા કહ્યું છે કેવા માત્ર બાકી છે તો તેજ રૂપ અક્ષર ધામના સગુ નિર્મુણ આવડું બધું થઈ ગયું બધું તેજ રૂપનું થયું છે વિરાટમાં વામન માંથી વિરાટ થાય એ તેજનું છે કૃષ્ણ ભગવાનનું જે બતાવ્યું એ તેજનું છે મેં તમને બતાવી ભાઈ મૂર્તિના તેજનું છે મૂર્તિમાન ના જ સગુણ નિર્ગુણ ભેદ થાય કોઈ પણ મૂર્તિમાન હોય મૂર્તિમાને તેજે કરીને સૂક્ષ્મ સ્વરૂપે વ્યાપીને નિર્ગુણ સ્વરૂપે બિરાજ એને નિર્ગુણ સ્વરૂપ સુક્ષ્મરૂપ એ નિર્ગુણ સ્વરૂપ છે તો આ તેજ રૂપે તમે કયો છો તો એ કેવી રીતે સમજવું કારણ કે આ તો વિરાટ ની વાત છે મોટાઇ ની મોટા નાનામાં નાના એમણે એવું કહ્યું કે જે વ્યાપક તેજ છે એ નિર્ગુણ એ સૂક્ષ્મ છે સર્વત્ર વ્યાપક છે એટલે એ નિર્ગુણ છે અને સૂક્ષ્મ છે તેજ મૂર્તિનું જે સર્વત્ર તેજ વ્યાપક છે અને તેજ રૂપે સૂક્ષ્મ છે એટલે આમ તેજનું નિર્ગુણ સ્વરૂપ છે અને સગુણ કેવી રીતે એનું એ તેજ અક્ષરાધિક સર્વને સર્વનું આધાર થઈને બહાર રહ્યું છે માટે એ સગુણ છે આધાર શબ્દ ક્યાંય આવ્યો છે આમાં મોટા એની વાત આવી છે મોટું મોટા તો કે સર્વનું આધાર થઈને રહ્યું છે માટે એ તેજરૂપ અક્ષરધામ મૂર્તિ છે એનું તેજરૂપ અક્ષરધામનું એ સગુણ સ્વરૂપ છે આમાં તો વામન માંથી વાત છે આમાં આધાર નો તો શબ્દ આવ્યો નથી એમણે જાણી જોઈને કર્યું છે સમજીને કર્યું છે હું કામે હવે જે વાત આવશે ને એને ક્લચમાં લઈ એટલે અગાઉથી પાણી પેલા બાળ બાંધીધી મૂર્તિ અને મૂર્તિના તે એમ સગુણ નિર્ગુણ મૂર્તિના સગુણ નિર્ગુણ ભેદ થાય સાકાર વાદીઓમાં બરાબર છે હવે તમે મૂળ વચરામત પેલા તમે સાંભળો અને સમજો દાદુ એવો તમને રસ આવે છે ભગવદાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ના પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાન ના આમાં તમને ઝરી રોવું આવી જાય પેલા અમે થોડુંક આવી ગયું છે કે ક્યાં મૂર્તિના વૈભવ ની અને ક્યાં આ વાત આખો વચનાબત નો રસ ને મહિમા જાણવાની વાત નથી એમાં આમાં તમને થોડુંક રો આવી જાય પછી ભગવદાનંદ સ્વામી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે હું થોડુંક જરૂર છે એટલે ટૂંકમાં વાંચું કારણ કે એમાં પછી એમ છે બ્રહ્માંડમાં એક ઠેકાણે ભગવાનનો અવતાર થાય હું કોઈ વસ્તુ છોડી નથી દેતો પણ લઈ લઉં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળજો કાન ખોલ કે બાપા શ્રી વાને માનનારા તમે પ્લીઝ તમે મારો પર ખીજા નહીં પણ આ જરા સમજવા કોશિશ કરો હું મારા ઘરનું કાંઈ લાવતો નથી તમારી સામે શ્રીજી મહારાજના બધા પુરાવા રૂપે આપું છું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું એકવાર મૂર્તિનું સગુણ નિર્ગુણ થઈ ગયું હવે અક્ષર બ્રહ્મનું કહે છે અક્ષર બ્રહ્મ સગુણ ભેદ પુરુષોત્તમ ભગવાન નું જે અક્ષરધામ તેના બે ભેદ છે એક સગુણપણું બીજું નિર્ગુણપણું અને પુરુષોત્તમ નારાયણ છે તેને સગુણ ન કહેવાય નિર્ગુણ પણ ન કહેવાય સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે કયું અક્ષરધામ પેલા કહી દીધું છે ભગવાનનું જે અક્ષરધામ એ અક્ષર સગુણ નિર્ગુણ પણ અક્ષરને વિશે પેલા કીધું મૂર્તિમાન હોય એના સગુણ નિર્ગુણ થાય અને આ અક્ષર પણ મૂર્તિમાન છે મહારાજે કહ્યું મૂર્તિમાન છે અક્ષરધામ એના જ થાય સગુણ નિર્ગુણ વેદ એકલા તેજ ના કોઈ દિવસ થાય નહીં કારણ કે તેજ રૂપે અતિ સૂક્ષ્મ થાય છે અને મૂર્તિ માંથી અલોક ઐશ્વર્ય વિરાટ થાય છે પુરુષોત્તમ ભગવાન હમ સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષર વિશે છે તે અક્ષર નિર્ગુણ પણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું પદાર્થ મોટું કહેવાય તે થકી પણ અતિશય મોટું છે તે અક્ષરના એક એક રોમ વિશે અણુની પેટે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કાંઈ બ્રહ્માંડ અક્ષર વિશે નાના થઈ જતા નથી એ તો અષ્ટાવરણ સહવર્તમાન જ છે જેમ ગિરનાર આગમ મેરું પર્ત નું લોકારક પર્વત મેરુ આગમ નાનો બ્રહ્માંડ તો આવડા ના હોય પણ હા પછી એમ જ થયું ને નિર્ગુણપણે તો અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી અતિશય મોટું છે તે અક્ષરના એક એક રોમના વિશે અણુની પેઠી અને બ્રહ્માંડો ઉડે છે અક્ષરના અક્ષર ધામના અક્ષર બ્રહ્મના સગુને ગુભેત કહી દીધા આમાં આમ એવું કહ્યું કે ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે એ પ્રશ્ન એટલા માટે કર્યો છે સાંભળજો આમાં જે લખે છે કે મહારાજ તમે એમ કહ્યું કે અમારા એક એક રોમમાં છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડ પરમાણુ પેઠે રહ્યા છે એમ કહ્યું છે એ તે ઉપર ભગવાદાનંદ સ્વામી પૂછ્યું છે છું હે મહારાજ તમારા એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે બ્રહ્માંડ થી તો તમારા રોમ મોટા થયા અને તમારા રોમ થી તમારી મૂર્તિ મોટી થઈ માટે તમે જયારે આ બ્રહ્માંડમાં પધારો ત્યારે તમારી મૂર્તિ બ્રહ્માંડમાં શી રીતે સમાય એવા અભિપ્રાયથી પૂછું છું તો સામે બેઠા છે સામે બેઠા છે આમાં મૂર્તિ હમાવાની ક્યાં વાત આવે છે એવા અભિપ્રાય થી પૂછ્યું છે તે ઉપર પ્રકાશરૂપે અના સમુણ નિર્ગુણ ભેદ કયા છે એટલે અહીંયા જે અક્ષરધામ કહ્યું એ કહ્યું તેજરૂપ મૂર્તિ જે મૂર્તિનું તેજ છે એ જે અક્ષરધામ છે એના સગુણ નિર્ગુણ ભેદ ગયા છે કારણ કે પેલા પણ જો એમ ન બદલે તો પાછા મૂર્તિના બે થાય એટલે કુલ ચાર થાય કારણ કે કાર્યાણી આઠ માં તો મધ્યના બેતાલીસ માં પાછા તેજ ના સગુણ નિર્ગુણ કરવા પડે ને તો ચાર થાય એટલે પેલેથી કાંકરી મારી પાળ બાંધી દીધી કે ત્યાંય તેજ ના કીધા છે અને અહીંયા તેજ કીધા છે અરે ભાઈ આ તો મારા જે સમજાવ્યું એની વિરુદ્ધ છે બધું હા પણ એનો વાંધો નથી પણ એમ જ પેલા કીધું છે સૂક્ષ્મ રૂપે આમ વ્યાપક છે અને તે રૂપે તો એ સૂક્ષ્મ થાય છે નિર્ગુણ છે અને સર્વનું જે મૂળ અક્ષર આધિક છે એનું આધાર પણ છે એમનું સગુણ સ્વરૂપ છે આધાર તો શબ્દ ક્યાંય આવતો જ નથી મોટા એની વાત સૂક્ષ્મતાની વાત છે પણ એક વાત તમારા આમાં જે કે છે એ તમે સમજો અમારા પ્રકાશરૂપી અંડો રે છે અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણો ને અમારા જાણવા તે રોમ સગુણ એટલે અતિશય મોટા અને સર્વાધાર છે અને નિર્ગુણ એટલે સર્વત્ર વ્યાપક અને સૂક્ષ્મ તથા બીજાને સૂક્ષ્મપણાને પ્રમાણે એવા છે એ અમારું ધાપ તેજરૂપ જે ધામ એનું નિર્ગુણ સ્વરૂપ છે એક વાત તમારી નજરમાં ના આવી અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણોને અમારા રોમ જાણવા એટલે ધામની પાછી કિરણ થઈને એટલે પેલા મૂર્તિ એનું તેજ એમાં ઘાટું છે એમાંથી પાછા કિરણો નીકળ્યા પાછું એમાંથી પાછી ફૂટી તો સીધી મૂર્તિ માંથી અક્ષરધામ ને અક્ષરધામ ની જ એક કિરણો કારણ કે અક્ષરધામ તો બતાવવું જ પડે રોમ બતાવવા પડે એટલે મૂર્તિનું તેજ હવે હું ઘાટું કરી દેતા છે ઘૂંટી ગોટી કે કેમ ખબર નઈ ધામ પાછી એમાંથી કિરણો નીકળી એ કિરણો એ રોમ થયા એમાં બ્રહ્માંડો ફરે છે સારું હવે એક વાત છે એ તમને બહુ સરસ રીતે હું સમજાવું ક્યાંય તમને ખરેખર ફિટ થાય છે એમને મૂર્તિનું તેજ તે અક્ષરધામ કીધું એ ક્યાંય ફિટ થાય છે હવે હવે તમે જુઓ પ્રથમનું ચોસઠ નું છે આ પેસ્ટ પિંજનું જે છે ને આપણે આવા એ છેલ્લું વચનામાં છે પછી આપણે આગળ વધી જઈશું એ ચોસઠ નું વચરામર શરીર શરીરનું છે અને વિશિષ્ટ આદવ સિદ્ધાંતનું છે હાર્ટ કહેવાય હૃદય કહેવાય હા પછી શ્રીજી મહારાજ તમારે આમાં પછી હું આ વાંચીશ એમની પરત્યારે તમારે વાંચવું પડશે હા હા જોવું પડશે એમ પછી શ્રીજી મહારાજ મુનિપર પ્રશ્ન પૂછ્યો છે પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે આત્મા સર્વ ચૈતન્ય આત્માઓ એમાં દેવો ઈશ્વરો જીવો બધા આવી ગયા એ બધા એના જે આત્મા તત્વો જે સૂક્ષ્મ છે એ બધા આત્મા તથા અક્ષર એટલે અક્ષર બ્રહ્મ એમ શ્રુતિએ કહ્યું છે કે જે ભગવાન શરીર છે તે આત્માને અક્ષર તે તો વિકારે રહી છે ને તે આત્માને અક્ષર વિશે કોઈ હેય ઉપાધિ નથી છોડવા જેવું ત્યાગભાગ નથી અને જે અને જેમ ભગવાન માય થકી પર છે તેમ આત્માને અક્ષર એ પણ માય થકી પર છે એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે શરીર શરીરને જુદું પણ હોય માટે દેહ દેહીને તો અત્યંત વિલક્ષણ ઉપર છે તે પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર એવા જે આત્માને અક્ષર તેને પણ વિલક્ષણ પણ શું છે કઈ રીતે છે હોવું જોઈએ ને ચૈતન્ય આત્મા છે તો દેહ છે જળ છે નાશવાન છે વિકારવાન છે આત્મા તો વિકારવાન નથી અક્ષર પણ વિકારવાન નથી છતાં કે વેદોમાં એમ કહ્યું કે એ ભગવાનનું બે શરીર છે તો એ કઈ રીતે છે પછી સર્વ મુનિએ ઉત્તર આવ્યો તેવડો કર્યો પણ કોઈ તો થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા અમે ઉત્તર કરીએ આત્માને અક્ષર આ ખાસ વાંચો સાંભળજો તમને કદાચ એમ થાય કે આપણે સાંભળવા જેવું છે સાંભળતા સાંભળતા તમને એમ થાય કે તત્વજ્ઞાન બહુ થઈ ગયું હવે નથી આપણે સાંભળવું સમજી લીધું કે આ પોતે ભેળવે છે પણ આ સાંભળીને જાયજો સાબર પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો આત્માને અક્ષરે બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીર પણ તે તો વ્યાપ્ય પણ વ્યાપ્ય પણ આધીનપણું અને અસમર્થપણું તેને કરીને છે કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતરયામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે આપણામાં ભગવાન વ્યાપક છે દરેક આત્મા ભગવાન વ્યાપક છે જે માં વાપવાનું એ હોય ને એ વ્યાપ્ય પદાર્થ કહેવાય વ્યાપ્ય વસ્તુ કહેવાય આત્મા વ્યાપ્ય છે ભગવાન વ્યાપક થાય છે ત્યારે એમાં વ્યાપક થવાય તો વ્યાપ્યપણું આધીનપણું અસમર્થપણું તેને કરીને છે કેવી રીતે તો ભગવાન જેતે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માને અક્ષર તેને વિશે વ્યાપક છે અને બે તો વ્યાપ્ય છે અને ભગવાન જે સ્વતંત્ર છે અને આત્માને અક્ષર તે તો ભગવાનને આધીન છે અને પરતંત્ર છે અને ભગવાન જે અતિ સમર્થ છે આત્માના અક્ષર તે ભગવાનની આગળ અતિ અસમર્થ છે એવી રીતે ભગવાન જે બેયના શરીર છે અને એ બે જેતે તે ભગવાનનું શરીર છે એવા શરીર એવા જે પુરુષોત્વું ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે વાત સમજાઈ ગઈ આત્મા કેવી રીતે શરીર છે હવે તમે ખોલો આપડી મૂળ વરતાલ હોય અમદાવાદ હોય કુંડળની હોય જે તે હોય તમારી પાસે જે પ્રત હોય તેના ખોલો અને બાપાશ્રી નામે ઈશ્વરચરણ સ્વામીજી એ જે પ્રત તૈયાર કરી છે જેને અસલ પ્રત્યે છે હવે એક એક લીટી તમને કેટલું સમજાય તો બા પણ જાણનારા જાણશે આવી ગયું હવે સાંભળજો એકાગ્ર ચિતે શાંત ચિતે અને ફરી ફરીને કહું બાપાશ્રીને માનનારા મારા ઉપર રોષ રાખ્યા વગર સાંભળે મૂળ પ્રત વાંચી લીધું હવે તમે મૂળ પ્રતમાં જોવો છો અને બાપાશ્રીની નામે બનાવેલી પ્રત હું વાંચું છું પછી શ્રીજી મહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો છે પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે કે આમને શું કર્યું છે આગળ તમે જોયું ને એ તમને કઈ દો આગળ આપણે જે બધું વિવેચન કર્યું કેવું છે ખબર છે બાળકો મલોખા રમે માટીના ગોલકા કરે કોટ કરે મકાન કરે ગિલો ગાયો ભેંસો કરે વાડી કરે આયથી તોડે આઈથી જોડે અહીંથી તોડે આઈથી જોડે એનો કોઈ નિયમ ના હોય એમ આને કોઈ નિયમ નથી અહીંથી તોડે આઈ જોડે આઈ જોડે આઈ તોડે એ કહે બસ આમ છે એટલે બસ બીજા કે હા એમ મનમાં આવે એમ તોડે મનમાં ફાવે એમ જોડે અને પાછા એને માનનારા બધા એમ કે આ મૂળ સંપ્રદાયનો અસલ સિદ્ધાંત આમાં છે અને આ બીજા બધા તો અજ્ઞાની છે અને એ કોઈ નથી અહીંયા આવીને બે છે તે દી થાય છે પાછા નો ખોટું અમે કરીએ છીએ કે તમે આ બાપાશ્રીને નામે ખોટું કરો છો હવે વાંચું છું પુરુષોત્તમ એવા ભગવાન તેમનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિ કહ્યું છે તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે વિકારે રહી છે ને તે આત્માને વિશે કઈ હેય ઉપાધી નથી જો અક્ષર શબ્દ હજી સુધી આવતો નથી અને તમને હું કહી દઉં પેલા એ આત્મા શબ્દ વાપરો આત્મા તો સર્વત્ર પૂર્ણ છે અને વિકારે રહી છે એ મૂર્તિના તેજને કે છે હવે મૂર્તિના તેજને મૂર્તિને કઈ રીતે શરીર શરીર ઘટાવે કેમ થાય ચક્કર આવી જાય આપણને શરીર શરીર જુદા બે તત્વ જોઈએ એટલું તો સમજાય ને આપણે દેહ જુદો છે આત્મા જુદો છે એમ અક્ષર જુદું છે એમ આત્મા એટલે ચૈતન્ય વર્ગ એ પણ જુદો છે એમાં પ્રવેશ કરે એને શરીરિક કહેવાય તો મૂર્તિના મૂર્તિના તેજને કેવી રીતે શરીર શરીર થાય શ્રીજી મહારાજ અને એની મૂર્તિનું તેજ એને શરીર સંબંધ શરીર શરીર સંબંધ કેવી રીતે થાય કે મૂર્તિનું તેજ એ શરીર અને શ્રીજી મહારાજ એના શરીર કેમ ઘટે એ થોડું ભણતું હોય એને ખબર પડે કે આમાં નથી મેળ પડતો પણ જુઓ આત્મા તો સર્વત્ર પૂર્ણ છે આત્મા એટલે એ મૂર્તિનું તેજ સર્વત્ર પૂર્ણ છે ભિકારે રહી છે તે આત્માને વિશે કાંઈ હેય ઉપાધિ નથી ને જેમ ભગવાન માય થકી પર છે તેમ આત્મા પણ માય થકી પર છે હજી અક્ષર આવતું નથી એવા જે આત્મા તે કઈ રીતે ભગવાનનું શરીર કહેવાય પ્રશ્નમાં તો બે હતું અક્ષર ઉડી ગયું મૂર્તિનું તેજી આત્મા રહી ગયું ને જીવનું શરીર તો પાછો જીવ આવ્યો અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે ને દેહિ જે જીવ તે તો નિર્વિકારી છે માટે દેહી દેહને દેહીને તો અત્યંત વિલક્ષણું છે તે પુરુષોત્તમને પુરુષોત્તમના શરીરને વિશે અત્યંત વિલક્ષણપૂર્ણ જોઈએ તે કહો કેમ વિલક્ષણપૂર્ણ છે પછી સર્વ જેની જેવી બુદ્ધિ તેને તે ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા લો અમે ઉત્તર કરીએ પુરુષોત્તમ ભગવાન છે તે સદાય મૂર્તિમાન છે ને મૂર્તિમાન હોય તે અશરીના આત્મા હોય આ અશરી શબ્દ મૂક્યો જલ્દી કોઈને ખબર ન પડે શું કહેવા માંગે છે શબ્દ ન વાપરો અશરીર નો અર્થ અશરી નો અર્થ શું થાય શરીર એ તો સમજાય ને શરીર નહીં તો વધ્યું શું શરીર પણ સીધું શરીર ન લખ્યું અશરી ના આત્મા હોય મૂર્તિમાન હોય મૂર્તિમાન છે પુરુષોત્તમ ભગવાન તે છે તે સદાય મૂર્તિમાન છે ને મૂર્તિમાન હોય તે અશરી આત્મા હોય જેમ વરુણ મૂર્તિમાન છે તે અશરી જે જળ તે સર્વનો આત્મા છે જળ અશરી છે એટલે કે શરીર છે એના વરુણ છે એ એના શરીરી છે પણ અશરી શબ્દ વાપરે જલ્દી ખબર ન પડે જેમ વરૂણ મૂર્તિમાન છે તે અશરી જે જળ તે સર્વનો આત્મા છે ને મૂર્તિમાન જે અગ્નિ તે જ્વાળારૂપ જે અશરી અગ્નિ તે સર્વનો આત્મા છે ને મૂર્તિમાન જે સૂર્ય તે અશરી જે પ્રકાશ તેનો આત્મા છે હવે સાંભળજો વિદ્વાન લોક તેમ અશરી જે બ્રહ્મ મૂર્તિનું તેજ એને અશરી કહ્યું એટલે શરીર કહ્યું ટીપણીમાં લખે છે આ જે બ્રહ્મ કહેતા આત્મા જે શ્રીજી મહારાજનું તે લખ્યું છે સ્પષ્ટ નથી કેતો લખ્યું છે એમાંથી વાંચું છું જો આંગળી પણ ત્યાં જ છે તેમ અશરી જે બ્રહ્મ એટલે મૂર્તિનું તેજ જેને એમણે આત્મા કહ્યો એ જે બ્રહ્મ મૂર્તિનું તેજ જે બ્રહ્મ તેના મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા છે એવી રીતે અક્ષર હવે આવ્યું એવી રીતે અક્ષર અને આ જે બ્રહ્મ મૂર્તિનું તેજ તે પુરુષોત્તમનું શરીર છે ને પુરુષોત્તમ ભગવાન પોતે શરીરે છે અને હવે એક વાત સાંભળજો આ વિદ્વાનોને ખબર પડશે અને જે અશરી હોય તે અસમર્થ હોય આ મૂર્તિના તેજની આગળ ચાલે છો મૂર્તિ મૂર્તિ કારણ કે શરીર થયું એમણે જ કહ્યું છે અને જે અશરી હોય તે અસમર્થ હોય ને આકાશની પેઠે શૂન્ય ધર્મવાળો હોય એટલે મૂર્તિનું તેજ શૂન્ય ધર્મવાળું થયું તમને તારું હોમદ એટલે ટિપ્પણીમાં લખ્યું આ જે બ્રહ્મ એટલે કે આત્મા તે જે શ્રીજી મહારાજનું તેજ તે શ્રીજી મહારાજ આધારે છે માટે શ્રીજી મહારાજ શરીર છે અને આત્મા જે બ્રહ્મ જે મૂર્તિનું તેજ તે શરીર છે એક બીજી વાત એ અતિ આશ્ચર્ય ઉપજાવે આમાં શ્રીજી મારે કહ્યું છે દ્રષ્ટા જે અમારું તેજ મૂર્તિનું તેજ દ્રષ્ટા એવું છે મૂર્તિનું અમારું તેજ તે અને તેજ જેમાં વ્યાપક છે એવું દ્રશ્ય જે મૂર્તિમાન અક્ષર મૂર્તિમાન અક્ષર મૂળ અક્ષર એમાં વ્યાપક છે અમારું મૂર્તિનું તેજ એ દ્રષ્ટા દ્રશ્ય મૂળ અક્ષર એ બે ના શ્રીજી મહારાજ કે આત્મા છે એવું કે છે હવે વાક્ય અને એ બે થી ન્યારા છે અને સદા મૂર્તિમાન છે મૂર્તિ અને મૂર્તિના તેજ તે મૂર્તિથી મૂર્તિનું તેજ ક્યારે ન્યારું હોય એ જુદા છે મૂર્તિના તેજ થી ન્યારા છે આગળ તમને યાદ છે ત્યાં કહ્યું છે મૂર્તિનું તેજ અને મૂર્તિનો અભેદ પણ હું કહ્યું છે એટલે અહીંયા મૂર્તિના તેજ રૂપનું વર્ણન થાય છે અહીં જુદા પાડના છે ત્યાં અભેદ કહ્યું કે બે ન્યારા છે શ્રીજી મહારાજ મૂર્તિના તેજ થી પણ ન્યારા છે જુદા છે દીવા અને દીવાની જ્યોતને જુદા ના પાડી શકાય ને તમે કે દીવો સળગે છે દીવો જ નથી એમ બને દીવો હોય સળગતો હોય તો તેજ હોય તેજ હોય તો દીવો સળગતો હોય તેજ હોય દીવો હોય એવું બને નહીં અને દીવો હોય કેવાયર પણ કેમ કે આખું વાંચું જે વિદ્વાન હશે એને થઈ છે બાપરે બાપ આ તત્વજ્ઞાન ની કાઢી કહેવાય હવે હું એક પ્રશ્ન પૂછું આ લોકો એ માનનારા આ સામી ની એમ કેતા હોય કે આ અમારી અસલ પ્રત છે અમદાવાદ વાળા વડતાળ વાળે જે કર્યું બરાબર અમે કઈ કર્યું ને અસલ પ્રત અમારી પાસે આ અસલ પ્રત છે તો આનો અર્થ એવું છે ને કે આ જે તત્વજ્ઞાની એમણે લખ્યું એ મુક્તાનંદ સ્વામી ગોપાલ સામી નિત્યાનંદ સાઈ સુકાત સામે લખ્યું છે અસલ પ્રત એ કહે એનો અર્થ તો જ છે ને ભાઈ તો તમને લાગે છે કે મુક્તાન સાંઈ ગોપાલન સાંઈ નિત્યાન સાહેબ સુકાનંદ આવું લખે એમની પ્રતિમા છે એવું અને એ લખે તો મુક્તાન સ્વામી ગોપાલન સાય અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાશી અજ્ઞાની ઠરે અભૂત ઠરે નિત્યાનંદ સ્વામી મુક્તાન સાંઈ ગોપાલ જો આવું લખે તો અભૂત ઠરે અજ્ઞાની અતિશય ઠરે આપણે સૌ સ્વીકારીએ છીએ કે અબુધ કે અજ્ઞાની નથી છે જો એ મુક્તાનંદ સ્વામી ગોપાલ સાહેબ નિત્યાન સાહેબ સુખાનંદ સ્વામી અજ્ઞાની નથી તો એનો અર્થ શું થયો આ એમણે લખ્યું નથી એનો અર્થ શું થયો આ નથી હવે અમે કઈ પ્રમાણ લેવા જવાની જરૂર જ નથી તમારી મેળે સાબિત થાય છે તમે જે આ પ્રત છે તમારી રીતે તમે ઉભી કરી છે એનું શું બીજું કહેવાનું હે પાછા એમને જે માનનારા બાપાશ્રી માનનારા એટલે આપણે ઓલી રીતે નથી કે બાપાશ્રી પ્રત્યે મને માન છે ભાવ છે હું એવું નથી માનતો બાપાશ્રી આ કાંઈ કહ્યું છે બાપાશ્રી બાપાશ્રી છે મેં ઘણી વાર આગળ પ્રવચનોએ કીધું છે હું પાંચ માનસિક પૂજા એમને સંભાળું છું બાપાશ્રી બાપાશ્રી છે બાપાશ્રીના નામે જે થયું છે એ એટલે હું હાથ જોડીને કહું છું આપણે શ્રીજી મહારાજ નું માનવું કે આમ નું માનવું વડતાલના અઢારમો વચનાત્મા શ્રીજી મહારાજ કહ્યું છે કે વ્યાસજીથી કોઈ મોટા આચાર્ય નહીં એ તો ભગવાનના અવતાર છે અને વ્યાસજી પછી એમના વ્યાસજીના વચનને વલ્ભા વલ્ભાચાર્ય રામાનુજાચાર્ય નિબારકર મધવાચાર્ય એ શંકરાચાર્ય બધા એના વચનને અનુસરે તો પ્રમાણ થાય બાકી પ્રમાણ ન થાય પ્રમાણ કોનું થાય વ્યાસજીના વચનનું પ્રમાણ થાય માટે અમે વ્યાસજીના વચનને જ પ્રમાણ માનીએ છીએ અને આગળ પણ ક્યાંક ક્યાંક વચનમાં કીધું દસમામાં કે મધ્યના દસમામાં અંત્યના દસમા કે પ્રથમના ઓગણચાળીસ એમાં ક્યાંય કે તમે વૃંદાવન કાશી નાશ નથી પ્રલયમાં મહાપ્રલયમાં થતા જો તમે વ્યાસજીના વચન નું કોઈ પ્રમાણ શ્લોક ભણી બતાવો કઈ બતાવો તો અમને વિશ્વાસ આવે કારણ કે અમને વ્યાસજીના વચનની અતિશય પ્રતીતિ છે એમાં આપણને શ્રીજી મહારાજના વચનની પહેલા પ્રતિક હોવી જોઈએ બીજા ગમે તેવા મોટા હોય અને મુક્તાનંદ સાંઈ ગોપાલ સાંઈ ગુણાદિત સાંઈ શુકાનંદ સાંઈ એ બધી નિત્યાનંદ સાંઈ બધાનું પ્રમાણ આપણે એટલે સ્વીકારીએ છીએ બધા શ્રીજી મહારાજના વચનોને અનુસરે છે હવે આમાં તો આજે શ્રીજી મહારાજના ગોપાંશા નિત્યાન સાહેબ સુકાન સાહેબ કોઈના વચનો પ્રમાણ કરતા જ નથી એને અનુસરતા નથી એટલે બુદ્ધિશાળી ભગવદ મુમુક્ષુ જે કોઈ છે આપણા મૂળ સંપ્રદાયમાં એમાં હાથ જોડીને વિનંતી છે શ્રીજી મહારાજના વચનો પહેલા બાકી પછી ગમે તેવા હોય તો એના વચનો આપણે સ્વીકારવા યોગ્ય નથી થતા હા અનુસરતા હોય તો સ્વીકારીએ એનાથી વિરુદ્ધ જતા હોય ત્યારે ગમે તેવા મોટા હોય તો એ અટકી જવાય મોટા છે આપણે કેમ બુદ્ધ અવતાર થયો બુદ્ધને અવતાર તરીકે મહાપૂજામાં બધી સ્વીકારીએ છીએ પણ એમણે કહેલા વચનોને કોઈ સ્વીકારતું નથી એમ મારું એ કેવું છે બાપાશ્રીને રાખો બાપાશ્રીને નામે જે જ્ઞાન થયું છે એને એક બાજુ મૂકી દો આ શ્રીજી મહારાજને અનુસરતું નથી શ્રીજી મહારાજના વચનો એ મુખ્ય છે એને જે ન અનુસરતા હોય જ્યાં એને ફિટ જ થતા ન હોય વિરુદ્ધ જતા હોય તો ગમે તેવા મોટા હોય એને મૂકવા જ પડે જો ના મૂકો તો આપણું કલ્યાણનું શું થાય એ તમારે વિચારવું અને સંપ્રદાયના સિદ્ધાંતો જતે દાડે ક્યાં જાય એટલે કહું છું કે આપણે સાહિત્ય લખીએ કે કાંઈ પગલું ભરીએ ત્યારે આમાં શું થાય કે જે કઈ મંડળો હોય કે જે હોય એમાંથી ક્યાંક એકાદો જરા વાચાળ કે બોલકો કે એવું કંઈક થઈ જાય અને પછી બહાર નીકળે અને પછી એનું કઈ નવું ઊભું કરે ત્યારે જે પેલા એમને શીખવાડ્યું હોય ને લખ્યું હોય એ આપણા જ માથામાં ઠોકે પહેલા તમે આ કહેતા હવે તમે ના પાડો છો એટલે શિવજી મહારાજના વચ્ચનો પેલા પકડાય એને જ અનુસરવાના એમાં જ આપણું પરમ બાકી ગમે તેવા મોટા હોય તો રહી જવાય દ્રોહ કોઈનો ના કરીએ આદર બધાને આપીએ અરે ફૂલ ચડાવીએ પૂજા કરીએ હું પોતે બાપાશ્રીને માનું છું પણ બાપાશ્રી નામે થયેલું નથી માનતો નથી એટલે હું લેતો નથી બીજી એક વાત કરતો એટલે આ મૂળ સંપ્રદાયના આશ્રિત જે કોઈ સંતો ભક્તો એની મારી આવું જેવું જો એક વાત ફરીથી કહી દઉં આ હું જીવ બાળીને શા માટે બોલું છું મારે ક્યાં જરૂર છે હું શું કામ બોલું છું મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ થાય ને એટલા માટે હું બોલું છું માટે પ્લીઝ તમે આપણો પોતાનો અહંકાર હોય આપણી માન્યતાઓ હોય એ બધું સંપ્રદાયના સિદ્ધાંતોના રક્ષણ માટે શ્રીજી મહારાજના સિદ્ધાંતોના રક્ષણ માટે આપણે પોતાનું જે કાંઈ માનેલું મનાઈ ગયું હોય એક બાજુ મૂકી દેવું છે પ્લીઝ તમે કહેતા હોય દંડવત કરું પણ સંપ્રદાયના શ્રી મહારાજના નંદ સંતોના નિત્યાન સામેના સુખાનંદ સામે ગોપાળાન સામીના વચનો છે એને અખંડિત રાખવા માટે અને એમણે જે મહેનત કરીને જે આ સ્થાપ્યું છે એને આપણે ખંડિત કરીને પાપ ન ગોરીએ અપરાધ ન ગોરાય એટલા માટે સાથ આપો મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને તમારી જે ભાવનાઓ હોય જે અત્યારે ગોખાઈ ગયું હોય જે મનાઈ ગયું હોય જે ઓઢાઈ ગયું હોય નામે કીધું તો તમને સમજાવવું જોઈએ કે આ આપણા શ્રીજી મહારાજના વચનોથી વિપરીત છે ઊંધું છે અને ખરેખર અક્ષર પુરુષો વિરોધમાં આ બધું જાય છે એટલે સ્વીકાર્ય નથી હજી વિનંતી છે એવું જે કઈ સાહિત્ય લખાયું હોય જે કઈ સાહિત્ય છપાયું હોય જે કઈ બોલાયું હોય તો એ તમારા પણ હિતમાં છે જતેદાડે કઈક ને કઈક આજે સંપ્રદાયમાં થોડુંક કઈક આવડે છે ને તરત જુદું કરે છે અને જુદું કરેલા પછી કોઈ કહી શકતું નથી અને એ આપણા જ માથામાં ઠોકે એટલે જે કોઈ ગુરુ હોય ને એના જ માથામાં ઠોકે તમે પહેલાં આ કીધું છે ને હવે તમે આમ આમ કયો છો માટે ચેતી જાઓ સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ કરો એ જ મોટી સેવા છે અને હું અત્યારે આ બોલું છું ને એ જીવ બાળીને એટલે જ બોલું છું કોઈ તો ઉગાડો કોઈ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજો આ મૂળ સંપ્રદાયમાં ભણી ગયું છે થોડું ઘણું બાપાશ્રીના નામે એ તમને નથી ખબર પણ અમે જાણીએ છીએ એટલે જીવ બાળીને બોલીએ કે સંપ્રદાયના સિદ્ધાંતો સાચો પ્લીઝ એમ દંડવત કરું માનસિક આપણે શું કરી રહ્યા છીએ આ નિત્યાનંદ સાહેબ શુક્રાનંદ સાંઈ ગોપાલ સાહેબ જે વચનો કર્યા તમે એની વાતો વાંચો હું તમને એક વાત કરી દઉં આ અક્ષરબ્રહ્મની આપણે વાત કરીએ અક્ષરબ્રહ્મ ચોથો વિભાગ એ જ ભાગ તત્વ એ જ ધામ છે તે વચનામાં એકમાં થોડું છે વાંચો ને ગોપાલંદ તમે માનતા હોચો એ વાતે વાતે ન આવે તો તમારો જોડો મારું માથું કોઈ પણ સંપ્રદાયના ગ્રંથ ઉપાડો એમાં ચોથો ભેદ જે બ્રહ્મનો છે અક્ષર ધામ તરીકે ના આવે તો તમારો જોડો મારું માથું તો આપણે કોનો દ્રોહ કરી રહ્યા છીએ અવળા ચાલીને શિવજી મહારાજ એ નંદ સંતો નો આવી પેન કલમ કાગળ નોતા જ દીવા અજવાળે આછું પોપડા વળી જાય એવી રીતે મહેનત કરીને આધારનંદ સામે લખ્યું હોય ગોપાળાનંદ સામે લખ્યું હોય એટલી ઉંમરે મોટી ઉંમરે આ બધા નંદ સંતોએ શું મહેનત કરી મહારાજનો સિદ્ધાંત સચવાય અને આપણે એનાથી વિપરીતને માનીએ ગમે તેનું કરેલું મહારાજે ત્યાં કીધું વચનાત્મા કેટલા લોયા આઠમો ક્યાં સાતમાં ક્યાં કીધું નંબર યાદ નથી લો છઠ્ઠું કે ગમે તેવા બુદ્ધિમાનના કરેલા હોય તો એને માનવા નહીં અને આપણે તો ગમે તેવા મોટા હોય અને મોટા હોય એને ઓથે જ ઘણું બધું થતું હોય અટકી જવું શ્રીજી મહારાજના વચનોમાં નથી આ મોટી તમને માનીએ તમારા નામે થયેલું નથી માનતા એ ન માનાય માનો તો ક્યાંય ક્યાંય સંપ્રદાય જતો રહી આપણે ક્યાંય ને ક્યાંય જતા રહીએ અને પછી આ સંપ્રદાયની જે દશા થાય ને સિદ્ધાંતની ઉપાસનાની એમાં આપણે અત્યારે જે આ ભાવથી માનીને પછી આપણે શિષ્યોને બધું સમજાવ્યું હોય ને એ પછી અપરાધનો દોષ આપણે માથે આવે માટે વેલા ચેતી જાઓ બાપાશ્રીને રાખો પણ બાપાશ્રીને નામ હું આ મૂળ સંપ્રદાયવાળાને કહું છું પહેલાં લોકો જે કરવું છે કરશે આમ આપણા મૂળ સંપ્રદાયમાં ભળી ગયું છે એના માટે જીવ બાળું કે પ્લીઝ તમે પાછા વળો મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજો અને શ્રીજી મહારાજના વચનો ન અનુસરતો એને એક બાજુ મૂકો તો જ સંપ્રદાયનો સિદ્ધાંત બચશે સંપ્રદાય બચશે ઉપાસના બચશે ક્યાં જશે એ પછી ખબર નહીં પડે એમાં આપણા દ્રોહના ભાગીદારી થશે હવે જો બાપાશ્રીના નામે એટલે બાપાશ્રીને માનનારા આપણે આદરણીય છે હું ક્યાં કઉ છું દ્રોહ કરવાનું કોઈ માનતો નથી અત્યારે કોઈ આવે તો દંડવત કરું હું તો એમના સિદ્ધાંત શ્રીજી ના છે એના માટે આજી ઉડું અને મારું એકનું ક્યાં છે જો કોઈ આપણો વિદ્વાન હશે એ બધાને સમજ પડશે કે નથી બરાબર મારી એકની વાત છે તો બાપાશ્રીને માનનારા જે છે એ શું કે છે કે અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે એવું જે કે છે એને શ્રીજી મહારાજના મહિમાની ખબર જ શું પડે એ શું મહારાજનો મહિમા જાણતા હતા અક્ષરને આધારે શિવજી મહારાજ એવું જે કહેતા હોય એને શિવજી મહારાજના મહિમાની શું ખબર પડે એ શું મહારાજનો મહિમા જાણે શ્રીજી મહારાજ કે અક્ષરને આધારે હોય એ તો પોતાના મૂર્તિનું તેજ રૂપી જે અક્ષરધામ છે એને આધારે હોય અને આ બધા લઈ મા અક્ષરને આધારે શ્રીજી મહારાજ પણ એ અમે ક્યાં કહીએ શ્રીજી મહારાજ પોતે કહે છે અમારે શું કરવું હે આપણે ક્યાં કહીએ પાને પાને શ્રીજી મહારાજ કે અક્ષરબ્રામ છે આ બાપાશ્રી ને માનનાર એમ કે અક્ષરને આધારે પુરુષોત્તમ શ્રીજી મહારાજ છે એવું જે કે છે એને હું શ્રીજી મહારાજના બહિમાને ધૂળ ખબર પડે અમે ક્યાં કહીએ શ્રીજી મહારાજ કોઈ તે કે છે આ લોયાનું તેરમું પુરુષોત્તમ નારાયણ સર્વના કરતા છે સર્વ કારણ છે કરતું સમર્થ છે તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામ વિશે રહ્યા મુક્ત તે સર્વે પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક વિરાજમાન રહે અક્ષરધામ સર્વ ને પોતાના તેજ ને વિશેધામ જુદું પડ્યું તેજ ને વિશે અને સેવા થતા તેમની એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે અને જે અક્ષરધામ છે ને અક્ષર અને જે અક્ષરધામ વિશે પોતે રહ્યા છે એ જ પોતે કે છે કે અમે રહ્યા છીએ એમાં આપણે શું કરીએ શ્રીજી મહારાજ ની પોતાના પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થકે આપણે કહીએ છીએ આ અક્ષરધામ બિરાજમાન છે અમે એમાં રહીએ છીએ અક્ષર ને આધારે છીએ એમ જઈએ કે અમારું જે અક્ષરધામ એ અક્ષર ના બે સ્વરૂપ એ અક્ષર નું સગુણ નિર્ગુણ સ્વરૂપ બધી આવે એ અક્ષર ના છે એના સાધરમી પ્રાણી આનંદકોટી મુકતો એ અક્ષર પોતે સદા વિરાજ બાંધશે આમાં એ કીધું હું ધારું તો એને હં કે સેવા આપી છે શું આપણે નથી સમજતા બંધુમાં આવે છે જે અક્ષર બ્રહ્મ કે પાર કોઈ નો લહેરેલો સાહેબ ચોથો ભેદ અક્ષર બ્રહ્મનો છે ને એ ન સ્વીકારો તો આપણા ભારતીય વૈદિક તત્વજ્ઞાન ક્યાંય મેળ મળે જ નહીં આમણે જે તેજરૂપ મૂર્તિ ને ઠરાવીને જે કઈ ગોઠ્યું છે એ આઉટ ઓફ ઓલ શાસ્ત્ર બધા શાસ્ત્રોથી બહાર છે કોઈ સ્વીકારે નહીં ક્યાંય મેળે જ મળે નહીં આ બધા ભેદ દીધા એ એક એ વસ્તુમાં મળે જ નહીં તો અક્ષરધામને વિશે અમે રહ્યા છીએ મેં નથી કહેતા ને શ્રીજી મહારાજ પોતે કે ઠીક તમે ગોપાળાનંદ સ્વામીને તો માનો છો ને પણ ઘણી વાર મેં જોયું બાપાશ્રીના માનનારા ગોપાળાનંદ સ્વામી નામે કેટલું ખોટું ખોટું બોલે છે જે એમની વાતોમાં હોય જ નહીં એમણે કઈ કીધું ના હોય સ્વામી આમ કીધું ગોપાલન સ્વામી આમ એમ કે તમને એક વાત કરું આપણે આગળ જે વાત કરી હતી ને એક પ્રવચન આગલા પ્રવચનમાં કે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ નારાયણ સ્વામી પ્રશ્ન પૂછો નારાયણ નામના સાધુએ કે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ ના કીધું કે મૂર્તિનું તેજ છે અક્ષરધામ છે તો કે જાણતા હતા આપણને વિરોધ થાય એટલે બોલ્યા નો લાંબી વાત આપણે આગળના પ્રવચનો કરી છે હવે બાપાસ માનનારામાં એમાં આપણને વાંચવા મળે કે નિર્ગુણ સ્વામી કહેતા જ તા કે અમને ગોપાળાનંદ સ્વામી કીધેલું છે કે મૂર્તિનું તેજ છે એ અક્ષરધામ છે હવે ઓલી વાતોમાં પ્રિન્ટેડ છે બાપાની વાતમાં ઓકે બાપા ગોપાલ નામે આ થાય હોય એટલે હા હા કરે દિવ્ય બુદ્ધિ થાય પણ મારું શું ગમે તેઓ મોટા હોય પૂજા કરો સેવા કરો બધું કરો પણ વચનોમાં અટકી જાવ કેમ કે નથી ગોપાલનંદ સ્વામી અનુસરતા નથી નિત્યાનંદ સ્વામી સુખાનંદ સ્વામી ને શિવજી કોઈ ને આ અનુસરતા નથી માટે ઉભા રહી હવે આમાં જોયું શ્રીજી મહારાજે પોતે કહ્યું કે અક્ષરધામમાં અમે રહ્યા છીએ ગોપાળાનંદ સ્વામી માનો છો ને બધા માનતા હોય સ્વામી તો આ વચનામત નું ક્લેરીફિકેશન કરે છે સાહેબ આનંદ આનંદ થઈ જાય આજ વાતનું લોયા એક એક ક્ષેત્ર એક એક ક્લચમાં નીકળીને બહાર નીકળી શકે નહીં હવે જો તમે ગોપાલનંદ સાઈ માનતા હો તો આજની ક્ષણે તમારે માનવું જોઈએ બાપાશ્રી વાળા એ કે અક્ષર બ્રહ્મ છે એ જ અક્ષરધામ છે મૂર્તિનું તેજ અક્ષર નથી એ અક્ષરધામ નથી મૂર્તિનું તેજ છે અક્ષરધામ નથી એ આજની ક્ષણે ગોપાળાન સાંઈ માનતા હો તો ન માનવું અને તમારે કોઈની મર્યાદા ન હોય તો પછી અમે શું કરીએ જોવો ગોપાલ સાંઈ પ્રકરણ બીજું વાત નંબર 40. નંબર આગા પાછા ગમે તેની વાતોમાં હશે એમની વાતોમાં છે ગોપાલ સાહેબની વાતો પછી ગમે ત્યાંથી પ્રકાશિત થઈ હોય આ વાત છે સાંભળો અને એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર सर्वे से अंगीकार करता थका बिराजमान रहे आम तो स्वामी अक्षर ने ले महाराज अक्षर ने सेवा से नीत हू ती आगे बतावा मागुछ बाकीता गोपाल साहब શ્રીજી મહારાજે લોહીના વચના અક્ષર ને સેવામાં નહોતું ગણ્યું નહોતું લીધું એની ધારવાની જ વાત કરતા હતા એ અમે સેવા અંગીકાર કરીએ છીએ પણ એને પણ અંકેલી અમે સ્વરાજ થયથી બિરાજમાન રહીએ ગોપાળાનંદ સામે જો કેટલું સ્પષ્ટ કર્યું આમાં કોઈ બીજાને ગાલી શકાય એમ નથી તે ગુરુ મૂર્તિ અક્ષરના અને શ્રીજી મહારાજ નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર અહીંયા અક્ષર કયું છે એ બોલું જે તેજરૂપ મૂર્તિનું છે ને અક્ષર એને કયું છે એમ જો ઘાલે અંદર તો મૂર્તિનું તેજ મૂર્તિની સેવા કઈ રીતે કરે મૂર્તિ ને મૂર્તિનું તેજ ને સેવા સેવક ભાવ કેમ આવે પ્રયાસ તો કરે આમાં કરવા માટે અક્ષર કહ્યું છે મૂર્તિનું તેજ રૂપ જે અક્ષરધામ છે એ આમાં કયું છે એની સેવા પણ એ ન થઈ શકે કારણ કે તેજને મૂર્તિને સેવક ભાવ ન હોય સેવક સેવા ભાવ ન હોય એ હું નથી કેતો એટલે જ મેં એમના ટિપ્પણીનું જ લાવીને તમને સંભળાવું છું કે એમણે જ ના પાડી છે કે મૂર્તિ ને મૂર્તિના તેજ ને સેવક સેવાભાવ ના હોય એટલે અહીંયા કરવું જ પડે કે અક્ષર ધામ હવે તમે ગોપાલ સાહેબ તો તમારે એમ સ્વીકારવું પડે કે મૂર્તિનું તેજ આપણને ઈશ્વરચંદાજી સ્વામી બાપાશ્રી નામે જે શીખવાડ્યું છે એ ખોટું છે જુઓ પ્રથમ આ પ્રકરણ એકવીસમું એની ટીપ્પણીમાં ઈશ્વરચંદાજી સ્વામી લખે છે શ્રીજી મહારાજના તેજ રૂપ ધામને શ્રીજી મહારાજ વિશે સ્વામી સેવક ભાવ છે કે નથી્ય વિશે તથા અગ્નિની જ્વાળાને અગ્નિ ને વિશે સ્વામી સેવક ભાવ નથી તેમ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવક ભાવ નથી કેમ જે એ તેજ તો મૂર્તિનું કાર્ય છે પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી આ ભેળી કરી દીધા સગુ નિર્ગુણ માં કોઈ રીતે ઘટેજ ને કેવી રીતે સેવા મૂકવું એટલે શી કહ્યું કે એવી જ રીતે સૂર્યની વરુ ની જળ હોય સૂર્યનું તેજ હોય અગ્નિની જ્વાળા હોય તો અગ્નિના જ્વાળાને સેવા સેવક ભાવ સેવક સેવક ભાવ નથી એમ જ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ મહારાજ ને વિશે સ્વામી સેવક ભાવ નથી કારણ કે મૂર્તિથી તેજ જુદું નથી એમણે જ કહ્યું ને હવે આમાં રિગ આવેલું મૂર્તિનું તેજ રૂપ અક્ષરધામ માને છે એમ આવી શકે તો એ અક્ષર કયું થયું આ અક્ષર બ્રહ્મધામ ચોથો બે જીવ ઈશ્વર ને બ્રહ્મ એ માયલું અક્ષર થયું ને હવે સ્વામી માનતા હોય તો કયો કે આ બધું ખોટું છે હિંમત હોય તો કયો નથી કેતો બીજા નથી કેતા હોય શ્રીજી મહારાજ છે એ બધા શું ખબર પડે મહારાજની મોટા ઇ તો ગોપાલનંદ સ્વામી કહે છે આખું બહુ સરસ અને શ્રીજી મહારાજ નજરમાં આવે તો અનંતકોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે અને એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો એ અક્ષરને પોતાની વિશે લીન કરીને અનંત કોટી મુક્તને પોતાના સામર્થે કરીને ધારીને તે મુક્તની સેવાના અંગીકાર કરતા થકા બિરાજમાન રહે અક્ષરને પોતાના વિશે લીન કરી અને ઐશ્વર્યથી મુક્તોને ખાલી ધારી સેવાને લઈ અને તે શ્રીજી મહારાજ નજરમાં આવે સામે બહુ વિસ્તાર લીધો અને શ્રીજી મહારાજની નજરમાં આવે તો મુક્ત સહિત અક્ષરને ને પણ પોતાના વિશે લીન કરીને પોતે એકલા જ ફરાજમાન રહે અને જો એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો એ અક્ષરે સહિત મુક્તની સેવાને અંગીકાર થતા અંગીકાર કરતા થતા અને તેમને આનંદ ઉપજાવતા થતા તેમની ભક્તિને અંગીકાર કરે છે એવી રીતે શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરવો આનંદ ઉપજાવતા થાય એની સેવાને સ્વીકાર કરતા અરે એની ભક્તિને અંગીકાર કરતા થતા બિરાજમાન રહેતી આ ભક્તિ છે સ્વામી કઈ બાકી રાખ્યું અમે નથી કેતા કોણ કે છે હવે તમે એમ કેતા હો અક્ષર છે અક્ષર આધારે શિવજી મહારાજ એમ જે કહે છે એના શિવજી મહારાજ મહિમાની શું ખબર પડે તો એનો અર્થ એ થયો કે ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુકાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એના કરતાં તમારી સમજણ શું મોટી છે અને એમ મોટી છે માનતા હો તો નો કોમેન્ટ એટ ઓલ પછી કાંઈ બોલાય નહીં યુતિશ્રી થઈ જાય પ્રભુ એટલે મૂર્તિનું તે જ અક્ષરધામ નથી ભલભલા મૂળ ગુલ ખાઈ જાય છે મહિમાના ભાવમાં બધું ગોખે રાખે છે સાહિત્યમાં જેમ તેમ લખે છે વાણીમાં જેમ તેમ લાવે છે આચરણમાં પણ જેમ તેમ લાવે છે બાપાશ્રીને નામે સિદ્ધાંતોને એવી રીતે સ્વીકારી લે છે એ બધા સાવધાન થવા માટે અર્થ હું આગળ આ બધી જે છે અંતરથી બળતરા થાય છે એટલે આ કહેવા બેઠો છું શ્રીજી મહારાજના સિદ્ધાંતોની ગોપાળાનંદ સાહેબની નંદ સેવાનો એનું આપણે રક્ષણ થાય એ સાચી સેવા છે એવી સેવા કરો અને એમાં તમે પોતાના જે કાંઈ અહમ હોય અહંકાર હોય આને શું ખબર પડે હું એમ નથી કે તો મને ખબર પડે એમ મેં તો ગોપાંત સાહેબ ગુણાતી નિત્યાન સાહેબ શ્રીકાંત સાહેબ શ્રીજી મહારાજના વચનોને તમારી ગલ મૂક્યા છે અને એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એને એના સંપ્રદાયના રક્ષણ માટે મૂક્યા છે એટલે મૂળ સંપ્રદાયવાળા સમજો શિવજી મહારાજના સિદ્ધાંતોનું સંપ્રદાયના સિદ્ધાંતોનું અરે સંપ્રદાયનું રક્ષણ કરો આજના સમયમાં તાતી જરૂર છે આજ બહુ જરૂર છે મા તમે માવતર હાથ જોડીને દંડવત કરીને કરું છું કદાચ મને સમજાતું છે એટલું કદાચ નહીં તમે સમજાવો એટલે તમને જીવમાં બળતરા નહીં થતી હોય પણ મને થાય છે એટલે હું આ બેઠો છું માટે મારા ઉપર રાજી રેજો મને ક્ષમા આપજો સંપ્રદાયના શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતોને સમજવા કોશિશ કરજો તટસ્થપણે કરજો અને એ બાબતે જે સુધારા કરવા હોય ને તે શ્રીજી મહારાજને ખાતર ગોપાળ આનંદ સ્વામીને ખાતર મુક્તાનંદ સ્વામીને ખાતર નિત્યાનંદ સ્વામીને ખાતર સુખાનંદ સ્વામીને ખાતર બ્રહ્માનંદ સ્વામીને ખાતર તમે પાછા વળજો અને શ્રીજી મહારાજના વચ્ચનોને સ્વીકારજો ફરીથી કહું બાપાશ્રીને હુંય માનું છું પણ બાપાશ્રીને નામે થયેલું જ્ઞાન એને હું માનતો નથી એમ તમે પણ વિનંતી કહું છું કરું છું કે બાપાશ્રીને માનો બાપાશ્રીને નામે જે આ બધું છે એને એક બાજુ મૂકી દો કારણ કે શિવજી મહારાજથી કોઈ મોટું નથી એના વચનોને અનુસરવી આપણી પહેલી ફરજ છે એટલે ત્યાં આપણે અટકવું જોઈએ આટલી પ્રાર્થના સાથે આપ સૌની શ્રોતાઓની એ બાપાશ્રીને માનનારા વર્ગની ભક્તોની એની માફી માગીને પણ મારે કહેવું પીડ્યું છે એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એના રક્ષણ માટે બોલવું પીડ્યું છે બોલું છું નહીં જાણો છો કે મારે કાંઈ બોલવાની જરૂર નથી મારી ક્યાં પડવાની જરૂર હતી સંપ્રદાયનું જેમ થાવું એમ થાય એવું હું કહી શકું પણ એવું મારાથી થઈ શક્યું નથી એટલે મને મળ્યું છે જીવમાં એટલે કેવા બેઠો છો તો તમે પણ વિનમ્ર ભાવનો સ્વીકાર કરજો એવી સૌ સંતો ભક્તોના ચરણમાં દંડવત પ્રણામ સાથે માફી માગીને આરજુ સાથે વિનંતી કરું છું માફ કરજો રાજી રેજો સહજાનંદ સ્વામી મહારાજ